જય સ્વામિનારાયણ ભજ ગોવિંદ ગોવિંદ સિહિતે શતી ડુક્રોય ભજ ગોવિંદ ગોવિંદ ગોવિંદમ સત્સંગ નિસંગે નિરમોહ નિમોહે નિશ્ચિત નિશ્ચિત જીવન મુક્તિ ભજ ભો ભજ ગોવિંદ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે श्लोक चा सत्संगसंगम निसंग सत्संग निसंगता निह ए नहीं संग एट आसक्ति संसार आसक्ति टी जाए शा सत्संग आसक्ति टे एट निर्मोही दशा आ प्रवचन में आपने ये सांभ कि आ शक्ति मोहन भेद आ शक्ति मे मोहन जन्म थे मोहन काम शू बुद्धि ने विपरीत करना विपरीत बुद्धि थी जाए मोह थे भ्रमित थी जाए કેવી વિપરીત બુદ્ધિ કરેત્યમાં નિત્ય બુદ્ધિ અનાત્મામાં આત્મબુદ્ધિ અપવિત્ર માં પવિત્ર બુદ્ધિ અને દુઃખમાં સુખ બુદ્ધિ પેદા કરે એનું નામ મોખ અનિત્ય એટલે વિનાશી નાશવંત એવો જ આ સંસાર સંસારના પદાર્થો कूटुंबी संबंधी दीकरा दीकारी पत्नी मता पिता धन संपत्ति समृद्धि जगत नाशवंत अनित्य चे। येने शाश्वत मानी पकड़्यू छोड़व नहीं छूटी जाए या गमत नहीं कोई वस्तु टी जाए कि कोई संबंधी मृत्यु पा तो शोक थे शाते पैदा थी अनात्मा आत्म बुद्धि आ देह अनात्मा कहवा एक अर्थ यो कि आ देह ने आत्मा मानी लेव एम बोह पति पत्नी पुत्र परिवार आदिपररी काम चलाव छूटी भगवान आने भगवान सतो एक कायम संज्ञा थी छे, ये आपने टेम्पररी काम चलाव संबंध राखी परिवार शाश्वत संबंध मोह थी आई गई के भगवान ने भगवान मुक्त सतो ये टेम्पररी लगे काम चलाव लगे अपवित्र पवित्र, पवित्र बुद्धि आ शरीर छे अपवित्र तो ये परम पवित्र लागे आत्मा परम पवित्र शुद्ध छे तो यहां तो दृष्टिज पोचती नहीं अन्य संसार दुखरूप लगे दुख में सुख मैंने आम छो तो आ बध विपरीत करना मोह है मोह ने लीधे आखे એવું દેખાય છે અવળું દેખાય છે નાશવંતેખાવો જોઈએ નાશવંતેહ નાશવંતેખાવો જોઈએ અપવિત્ર દેહ અપવિત્ર દેખાવો જોઈએ દુઃખરૂપ સંસાર દુઃખરૂપ દેખાવો જોઈએ એની જગ્યાએ ઉલટું દેખાય છે એ સાથી મોહથી કારણ કે મોહના ચશ્મા પહેર્યા છે આખી ગીતાનો ઉપદેશ મોહ ટાળવા ઉપર નથી લડવું શા માટે નથી લડવું મારા બધા સંબંધીઓ ઉભા છે મારે કઈ આપ કરવા નથી ભગવાન શ્રી કૃષ્ણ તને કોને કીધું આ તારા સંબંધી છે અને તું મારનારો કોણ છે કોણ મરે છે તને આવો મોહ કટાણે ક્યાંથી પેદા થયો અને આખી જે ગીતા છે એ મોહ ની ચિકિત્સા છે એટલે છેલ્લે અર્જુન પણ એમ જ કે નષ્ટો મોહ હવે મારો મોહ નાશ પામી ગયો છે એટલે મોહ છે એ બહુ બુરી બલ્લા છે કારણ કે એના ચશ્મા પહેર્યા છે એટલે બધું વિપરીત દેખાય છે વોય સફેદ વસ્તુ સામે પણ તમે ગ્રીન કલરના લીલા રંગના ચશ્મા પહેરો તો કેવું દેખાય કેવું દેખાય કેવું દેખાય પેલું દેખાય એમ સંસાર જેવો છે એવો નથી દેખાતો આપણી જેવી દ્રષ્ટિ તેવી જેવી દ્રષ્ટિ તેવી હોકારો દેવામાં મળવાનું કારણ કે માઇક્રોફોન સરખું નથી જો સુંદર મજાનો ગુલાબનો બગીચો હોય ગુલાબ સરસ મજાના ખીલ્યા હોય ત્યાંથી વેપારી નીકળે એને ગુલાબમાં શું દેખાય પૈસો દેખાય કે બહુ સરસ ફૂલ છે ફલાણી જગ્યાએ વેચા હોય તો દલ્લો મળે માળી નીકળે તો એને પૈસો ન દેખાય એને એ દેખાય કે કઈ પ્રકારની કલમ છે કઈ પ્રજાતિનું આ ગુલાબનું ફૂલ છે હિમાલય પ્રદેશનું છે દક્ષિણ છે ક્યાંનું છે એ માળીને એ જ દેખાશે કામી પુરુષ નીકળશે તો એને એમ થશે કે હું પેલી સ્ત્રીને આ ફૂલ આપું કે પેલું ફૂલ આપું પૂજારી નીકળશે તો એમ થશે કે ભગવાનને ચડાવવા જેવા સુંદર મજાના ફૂલ છે બગીચો એકનો એક છે જેવી દ્રષ્ટિ તેવી કવિ ત્યાંથી જો પસાર થશે તો તો બગીચામાં કઈ કઈ પ્રેમ ને ઉર્મિયો કંઈક દેખા છે અને એટલા સૌંદર્ય એના કાવ્યો લખી નાખશે કે તમને એમ થશે કે બગીચો આવો હોય એને કાંટા નજરમાં જ નહીં આવે એ કવિની દ્રષ્ટિ જુદી છે અને તત્વજ્ઞાની ત્યાં નીકળશે તો એને બધું ધૂળનું લાગશે આ બધું નાશવંત છે અને ભગવાન ભક્ત ત્યાંથી પસાર થશે તો પરમાત્મા હસતો એવું દ્રશ્ય દેખાશે આ બધા દ્રષ્ટિના ખેલ છે એને ગુલાબના ફૂલમાં ભગવાન હાસ્ય દેખાશે કળા રેમ પાર વાચે નહી રે વિચાર બગીચો એકનો એક દ્રષ્ટિ ભિન્ન થી કેવો દેખાય છે જુદો જુદો ચાલો એ ન સમજાય તો એક બીજો દ્રષ્ટાંત આપણે લઈએ એક સમ્રાટે કહ્યું આ મારા નગર માંથી સુંદર માં સુંદર બાળક મારે જોવું છે તો લઈ આવું હવે એ શિઘોડા જેવું કાળું દેડકું ચોટાડ્યું એવું નાક કૂચડા કૂંચડા જેવા વાળ તમને તેડવું ગમે તમને ગમે સુંદર નથી પણ એને સુંદર દેખાય છે આ શક્તિ છે કોઈ મા બાપ પોતાનો દીકરો ક્યારે કુરુપ લાગતો ક્યારે અપલક્ષણ વાળો લાગતો આપણને જોયો ન ગમે અને એને છેટો કર્યો ન ગમે હા મારો પટ હાંજ મારો બેટ હાંજ મારો બેટ આપણને એમ થાય કે આઘું મૂકે જ આવે આ ક્યાંથી વાંદરા જેવું લઈ આવ્યા છે ઘણા તો વાંદરા ને શરમા વેવા હોય પણ છતાં એના મા બાપ સુંદરમાં સુંદર ગુણિયલ ગુણિયલ લાગે આ શાથી લાગે છે આસક્તિ અને મોહ લાગે છે બસ આટલામાં સમજી જઈ આ જગત છે જેવું છે એવું દેખાતું નથી પણ આપણે મોહ અને આસક્તિ છે એટલે આ જગત જુદું દેખાય જો મોહ ટળી જાય તો શું થાય જેવો છે એવો સંસાર દેખાય કેવો દેખાય દુઃખરૂપ દેખાય નાશવંત દેખાય અનાત્મ દેખાય અપવિત્ર દેખાય અને એમાં ક્યાંય એને સુખ ન લાગે જેવો છે એવો દેખાય અને જેવો છે એવો પદાર્થ જેવો છે એવો સંસાર દેખાય જાય તો એની સાથોસાથ શું દેખાય આત્મા ને પરમાત્મા છે એની રસાનુભૂતિ એ જેવા છે એવા જણાય ભગવાન કેવા છે શાશ્વત છે સુખરૂપ છે પરમાનંદ છે સચ્ચિદાનંદ છે આત્મા પરમાત્માના સ્વરૂપનું એને જ્ઞાન થાય એટલે હવે એ આત્મા અને પરમાત્માના રસને છોડીને આવા ગંદા ને અપવિત્ર સંસારને અડે ખરો વાલા રસના ચાખણ હારોહ ને આશક્તિ છે મીઠો લાગે છે સારો લાગે છે એટલે એમાં ખેંચાય છે જે પદાર્થ દેખ્યો કે તરત એની પાછળ પડે જુઓ કાંઈ પણ તમે પદાર્થ સંસારમાં દેખો એટલે તુરત એમ સારું હોય એટલે એમ થાય કે આ મને મળે કોઈ સારી ગાડી જુઓ લાડી જુઓ કોઈ ઘડિયાળ જુઓ સારો મોબાઈલ જુઓ ટીવી સેટ જેવો સોફા સેટ જેવો કોઈ પણ વસ્તુ સારો બંગલા જુઓ તો તરત શું થાય આ મને મળે તો સારું તરત ચલિત થઈ ગયું પણ જે નિર્મોહી છે એને હવે આ સંસાર જેવો છે એવો લાગે છે ફિજુલ લાગે છે એટલે એનું ચિત્ત એમાં પાછળ જતું જ નથી કોઈ પદાર્થમાં પતંગિયાની જેમ પાછળ પડતું નથી જોઈ રહે છે પણ મોહ થાય એવું એને કહીશું લાગતું જ નથી સરસ મજાનો ચાંદીનો સિક્કો પીડ્યો હોય અને એક બાજુ કોઈ દમલેલ કફ વાળા વ્યક્તિનો કફ પીડ્યો હોય બંને નજર સામે દેખાતા હોય તો તમારી ચાંદીના પેલા કફ ના લચકા ઉપર જાય જ્ઞાની આવું થાય છે એટલે એને આ સંસારમાં ક્યાંય ચિત્ત જતું એટલે જયારે નિર્મોહી થાય છે ત્યારે શું થાય છે નિશ્ચલ ચિત્તમ સત્સંગ નિસંગત્વ નિસંગત્વેરમોહત્વે પરમાત્મા કોઈ પદાર્થ દેખી એની પાછળ પડતું નથી જે ડગતું જ નથી શું ડગે દુર્ગંધ વસ્તુ પડી હોય તો આપણું ચિત્ત થોડું ડગે તરત ચિત્ત પાછું ફરી જાય डगे मानो एक्जाम्पल लो के सारू रूप दख तरत महाराज के रूप एवं तरत जीवनी वृत्ति खेचाय से स्त्री आग थी रूपवान पुरुष पसारूषों आग थी रूपवान स्त्री पसाराज कहू के धीरजवान दृष्टि खेचाई આવું રૂપ અને સુવર્ણ બને બંધનકારી છે પણ જેને આ સંસારનું જેવું સ્વરૂપ છે એવું જણાય ગયું તો એને સ્ત્રીમાં આશક્તિ થશે એને ચિત્ત ખેંચાશે શા માટે નહીં ખેંચાય કે જેવું રૂપ છે એવું જાણી લીધું સ્ત્રી પુરુષના દેહ જેવા છે એવા એને દેખાય છે આપણને વાસના હોય તો જુદા દેખાય છે આ સ્ત્રી આ પુરુષ સુંદર છે એવી આપણી વ્યાખ્યા છે આ સતત પુરુષો આ વ્યાખ્યા છે હકીકતમાં નિષ્કુળાનંદ સ્વામી કહે કે ઊંટ લાજ પડી હોય એમાં વિવેક એવો થોડોક કરવાનો છે કે આ લાજ સુંદર છે ના લાજ સુંદર નથી હે એક સરખી ઊંટ લાજ છે એમ દેહ કાઈ સુંદર નથી વાસનાથી સુંદર દેખાય છે અને વાસના જે ક્ષણે સહે ધીમી પડે સુંદર વ્યક્તિ કુરુપ લાગે બઉ આના ઉપર કહેવા જેવું છે પણ કહી ન શકાય પણ વાસના હોય ત્યાં સુધી જ કોઈ પણ વ્યક્તિ સુંદર લાગે વાસના જેટલી ઓછી થઈ જાય તરત એ જ ક્ષણે એ વ્યક્તિ કુરુપ લાગે આ બધા ખેલવાસના છે ખરેખર સ્ત્રી પુરુષનો દેહ કેવો છે તમે બોલો કેવો છે જોયો ન જોવાય એવો છે એ હકીકત છે અંદર જે ભયરું છે થોડું ખુલ્લું કરવામાં આવે કોઈ જુએ થઈ જાય તો ઉલટી ને જોયા પછી શું થાય કોઈ પણ ની ઉલટી હોય આપણને શું થાય કે અરે ભાઈ આ ક્યાં તો અંદર તમે બધા જમીન જ આવ્યા હવે એ જ વસ્તુ બહાર નીકળી જાય તો એની જેમ જે કઈ અંદર છે એ બધું બહાર થોડું નીકળી જાય તો શું છે આ એક ટ્રેન જતી હતી એ મેં હવા ભરીને રાખે ને હતું બે જણા હશે લોકો મા ઓશિક છે મારે જોયે છે ઓશિકા માટે બાજાબાજી કરી પેલો કે હું ના આપું ના આપેચા ખેચી કરી એમાં ઓશીકું સેજ ફાટ્યું કે અંદર થી વિષ્ટાનો છૂટ્યો અને કોઈ ઉભો રહે ને આખો ડબ્બો બદલી નાખ્યો અને ગંધ ગંધ ગંધ ગંધ ગંધ આ શરીર વિષ્ટાના ઓશિકા સિવાય છે કઈ જોવો ભાઈ દેખાય તો ખબર પડે આ બધું સુરા ખાલી કાન બતાવ્યો ને તો ઉલટી થઈ ગઈ તો જ્ઞાની પુરુષ આ જે છે એવું દેખાય છે હવે એનું ચિત્ત કેવી રીતે ચલિત થાય હવે પેલા લોકો ને અહીંયા ઉપર ચિત્ત લાગે મો થાય તો જેને મોહ છે આસક્તિ છે એને સ્ત્રીમાં વૃત્તિ ચાણક્ય એ પણ લખ્યું છે સૂત્રમાં કે સ્ત્રી એક એક જ છે પરંતુ યોગી પુરુષને તત્વજ્ઞાની એ નરક ની ગંધાતી કોથળી લાગે છે અને કામી પુરુષને રૂપસુંદરી લાગે છે અને હિ સિંહ વાઘ જેવા હિંસક પ્રાણી ને એને પોતાનું ભોજન લાગે છે આમાં ખોટું છે કઈ આપણે જે વાત કરી ભલે જુગુપ્સા થાય ગમે નહીં આવી વાતો કોઈ કરે નહીં આ કઈ કરે સભામાં કઈ કરવાની વાત છે આ કારણ કે હું ને દેહ ઉપર મોહ છે અને મોટે ભાગે આજના બધા વ્યાખ્યા કરો કથાકારો બસ એમ જ કેતા દેહ છે એને આદર આપો એને મિત્ર માનો એને શત્રુ માનો એને દેવાલય માનો ઘણું બધું છે એવું બધી વાતો કરે છે બરાબર છે એ બધી વાત સાચી છે પણ તત્વજ્ઞાનીઓએ જે આ વાતો કરી છે ને એ પણ સમજવા જેવી છે જે છે એ છે હવે હું એ બધા એમ કઉડ લેવા જાઓ અને તમને કોઈ વેપારી કાપડ બતાવે તો તમારી સીધી નજર ક્યાં જાય કોટન છે નાઇલોન છે પોલિયર છે વુલ છે એટલે કે ઊન છે કે મિક્સ છે જાય કે ન જાય તમને કોઈ પણ પાત્ર બતાવે કે માટીનું છે કોપરનું છે ચાંદીનું છે સોનાનું છે સ્ટીલ નું છે શાનું છે એલ્યુમિનિયમ કે ન જાય એવી જ રીતે સ્ત્રી પુરુષના દેહ ઉપર જુઓ માલ હું છે આ શેનું બનેલું છે નજર કરી શેનું બનેલું છે અસ્થિ ચરમ દેહકાના મલોખા નો માળો છે આડાલી કેવી સ્ક્રુ નથી અને બધો જ આવો ગટરનો માલ ભર્યો છે બધો ગટર નો હરિ ઓમ તત્સત આવું જોનારા જ્ઞાની પુરુષને હવે ક્યાંય સ્ત્રીમાં જનક મહારાજાની નગરીમાં સુલભા એ વિચાર કર્યો જનક વિદેહિ કેવાય છે તો મારે જનકને ચલિત કરવા છે અને રાજા જે કઈ રીતભાત હોય એટલે એમને નૃત્ય માટે પરવાનગી માગી જનક મહારાજે હા ભણી અને સુલભા રૂપસુંદરી જનકની કચેરીમાં નૃત્ય કરે છે અનેક પ્રકારના હાવ ભાવ ચેસ્ટાઓ જનક મહારાજના ચિત્તને ચલિત કરવા માટે છેવટે જનક મહારાજ બોલલા સુલવે હવે રાખો તારા મનમાં એમ છે કે હું જનકને ચલિત કરું પણ મારા ગુરુ અષ્ટાવક્ર પ્રતાપે મેં સાંખ્ય ને યોગ બંને સિદ્ધ કર્યા છે मैंने तारा आ शरीर भाव थी कशी असर थानी मार शरीर ने अर्धा भाग ने चंदन चर्चे अर्धा शरीर ने तलवार तो मैं कसो फर्क नहीं पड़े हम सुलभाने के देखे नरकनी कोथड़ी देखे हम नरक न कोथड़ नाचतु होने मोह थाय एक जा लीधुशिका भरू पशिका ना डांस करे तो को चित्त भाई तब आ बंद करो ना शू ते लैठा छो हस आंसार जाने तरह मोह ने आसक्ति सदंतर जीरो थी जाए जयरे जीरो थी जाए आसक्ति मोह त्य चित्त छल थी जाए निर्मोहत्व निश्चल चित्तम हमें जोज रे बस कशुज नहीं लगत शूत मोह थ એવું કયું પદાર્થ છે મહારાજ વચરામૃતમાં કહે કે જે ભગવાનને મૂકીને આવો ભક્ત મોહ પામે નિશ્ચલ ચિત્ત થાય છે જેને એ રસ માણ્યો આત્મા પરમાત્માનો એ પછી આ સંસારમાં કઈ રીતે સરસ મજાના બાસુંદર શિખરને રસ એની થાળી પડી હોય અને કોણ ત્રણ દિવસની ખાટી છાસમાં મો નાખવાનું પણ જણાય જવું જોઈએ કે આ ખાટી છાસ છે અને આ અમૃત જેવો રસ રોટલી શ્રીખંડ પુરી બાસુદી ફ્રૂટ સલાડ સરસ મજાનો છે પરમ દ્રષ્ટવા નિવર્તન તે પરમાત્માનો જયારે રસ સ્વાદ આવી જાય છે પછી એ ખાટી છાસ જેવા સંસાર પ્રત્યે એનું ક્યારેય ચિત્ત જતું નથી એની ચિત્ત નિશ્ચલ થઈ જાય છે આટલી યાત્રા થાય છે સત્સંગથી ઉપડતા ઉપડતા અહીંયા આવે છે વડતાલમાં હરિમંડપ છે ત્યાં ઉપલે માળે શ્રીજી મહારાજ વખત જે હરિમંડપ છે અમદાવાદ માં પેલો અક્ષર ભવન ઘનશ્યામ મહારાજ ઇરાજા રંગમોલ ત્યાં મહારાજનો ઉતારો રહેતો અમદાવાદમાં સંભાળવું ચારે બાજુ વગડો હશે ઉપલે ચારે બાજુ જોતા હોય શેઠિયાઓ મળવા આવતા હોય કેવું લાગે માનસી પૂજા કર્યા જેવું છે એમ હરિમંડપમાં મંદિરો બંધાતું હોય મહારાજ હરિમંડપમાં ઉપર બેઠા હોય સ્નાન કરતા હોય કોઢતા હોય થાળ જમતા હોય નીચે તો ઉપલે માળે પોઢી પછી જાગીને ત્રણ સાડા ત્રણે મહારાજ હાથમાં લોટો લઈને મુખ ધોતા નીચે માધવજી બે છોકરાઓ પંદર સોળ વર્ષની ઉંમરના હશે એ ત્યાં આવેલા અને મહારાજ ઉપરથી મુખ ધોવે તો બે છોકરાઓ દોડીને જળ પીવા માંડે એટલે મહારાજ કે હા હા હા છોકરાઓ આ તો યઠા જળ કહેવાય તો છોકરાઓ કે યઠા કોના ને એ છતરા જે જળ આવ્યું એને પીવા મહિના પી ગયા મારા જોઈ રહ્યા પણ ભાઈ થયું શું એ જળ પીધું સંસાર નીકળી ગયો બોલો આ રસ ના ચાખણા માધવજી ને મક્કનજી ના જીવ માંથી સંસાર નીકળી ગયો ઘરે ગયા પણ ક્યાંય ગમે નહી ક્યાંય ચિત્ત લાગે સંસાર નઠારો થઈ ગયો રસ વિહીન એક જ ભગવાનમાં રસ આવે અને જીવ સતત ખેંચાય અને પછી જોત જોતા થોડો સમય જતા જ એ મેહળાવના મકનજી ઘર છોડીને ભાગ્યા સાધુ થયા જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા અને નામ પડ્યું કેશવ ચરણ દાસજી સ્વામી અને પીપલગ્ન રજા આપે નહી પરાયે પરણાવ્યા લગ્ન મંડપમાં આવી ગયા કન્યા પધરાવો સાવધાન થઈ ગયું કન્યા બેસી ગયા બાજુમાં એક ફેરો પૂરો થયો બીજો ફેરો પૂરો થયો ગોર દાદાને આ માધવજી પૂછે પીપલગ્ન ગૌર મહારાજ લગ્ન કરી લીધા ક્યારેક કહેવાય આટલી બધી ઉતાવળ છે ચાર ફેરા પૂરા થાય પછી હજી બે થયા જ ત્રીજો ફેરો થયો પૂરો એટલે પૂછ્યું ગોરદાદા લગ્ન પૂરા ક્યારેક થયા કહેવાય તો કે હજી એક બાકી છે કેટલી ઉતાવળ આટલી બધી ઉતાવળ આમને ઉતાવળ તો બીજી જ હતી એને થઈ ગયું કે જો ચોથો પૂરો થયો તો મર્યા સમજો અને પછી જે મુઠિયો વાળી રાતના ભાગે જે ભાગ્યા ત્યારે દિવસે લગ્ન થતા જ નહીં રાતના જ થતા ગયા અલોપ થઈ ગયા ભાઈ વડતાલ પહોંચ્યા ગોપાલ સ્વામી બચાવો ભાગીને આવ્યો હવે આવો પ્રસંગ હોય ને ત્યારે સચિદાનંદજી જેવા ને બીજા ને ત્રીજા ને એવા બધા એની પાછળ જેટલા ઘણા એ બધી બસ આવી રીતે જવાબદારી છટકવું ન જોઈએ અને ઘર સંસાર છોડવા ના જોઈએ પાછળ રહી ગઈ એનું શું તો તમે સાચો જાઓ આપણા મહાપુરુષો છે એની કઈક સમાજની ભાઈ જવાબદારી સમજવાની નિભાવવાની છે એનો ના નથી પણ જેને અહીંયા ગળો ડૂમો લાગ્યો એને રોકીએ કેમ શકો હે ઊંધા મૂલ્યો ગોઠવાઈ જાય અરે કેટલી હત્યાઓ થઈ જાય છે એ મૂલ્યો મટાવો ને મારી નાખે છે કાપી નાખે છે એના ઉપર વાત કરો ઘર છોડીને ભગવાન ભજવા નીકળી ગયો એને તો વધાવો ફૂલડેથી કે કોણ નીકળે મરદ માંડવામાં જે અપહરણ કરે છે દહેજ માંગે છે કાપી નાખે છે જીવતા સળગાવી નાખે છે એવાનો ઉપર પ્રહાર કરો ને શોષણ કરે છે એના ઉપર પ્રહાર કરો લઈને મંડાસો છું જે ભગવાન ભજવા જાય એની પાછળ પીડ્યા છે આવો નીકળે કોણ માધવજી વાગ્યા ને ગોપાળાનંદ સ્વામીના પગમાં પીડ્યા ગોપાળાનંદ સ્વામી કે માધવજી અહીંયા તો તને નહીં સુખ આવે બાજુમાં જ પિકલક કહેવાય તું ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ જતો રહે ગોપાળાનંદ સ્વામી સતત એવાઓને બધા જુનાગઢ જ મોકલ્યા છે હા એ કોઈને ભલે જે લાગે પણ એટલા ઉપરથી અનુમાન કરવો જોઈએ કે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કેવું હેત કરે છે કેવા આદર આપે છે જાઓ જુનાગઢ જાઓ જુનાગઢ જાઓ એ જોગી પાસે અને ત્યાં રહ્યા દીક્ષા અપાવે નામ પડ્યું ભગવાન દાસજી સ્વામી માળિયા હાટીના આંબાના બગીચાઓ ભેટ મળેલા સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ને ત્યાં રહે સેવા કરે સત્સંગ કરાવે ધ્યાન ભજન કરે સમાનની નિષ્ઠ સાધુ હમ એકવાર ખાલી એટલો સંકલ્પ થઈ ગયો કે આ બ્રહ્મા ને ચાર મોઢા હશે થી સૂતો કેમ હશે અને રાતે ભજન કરતા હતા ત્યાં જ બ્રહ્માજી સામે આવી હં લઈને આવ્યા ભગવાન હું બ્રહ્મા ચાર મોઢા હોય ચાર ની શક્તિ હોય બાકી તો મુખ તો એક જ હોય તો સારું સૂવાનું સુખ આવે નહીતર તો સુવું કેમ આવે પડખું ફરે તો ખેતર હળ ઉભું હોય એવું લાગે લે બ્રહ્માજીને કીધું કેમ આવ્યા આપણે સંકલ્પ કર્યો એટલે આવ્યો ને બીજું કામ છે કે મારે ગુણાતીતાનંદ સ્વામીના જૂનાગઢ દર્શન કરવા છે તો તમે સાથે ચાલો તમે જઈ આવો ને તો કે એમ સ્વામીની રજા વગર અમને દર્શન ન થાય ભાવ બ્રહ્મા આદિકને દર્શન દુર્લભ છે તમે જો રજા આપે સ્વામી તો દર્શન થાય નહીતર એમના શરીરમાંથી એટલું તેજ નીકળતું હોય છે કે અમારી આંખો કામ કરે એમ હવે જે આપણને સામાન્ય સાધુ લાગે છે દેવતાઓ દર્શન કરવા આવે તો દર્શન થતા નથી એ વંશ પરંપરાના આપણે છે આપણે સમજીએ આપણે એમણે આ તો બધા બોલી પાછા ભૂલી જાય પણ આપણે ભૂલીએ નહીં ને શું હમણાં એક વક્તા વાત કરતા હતા સમાજમાં બહુ પ્રચલિત છે ગુણાતીતાન સ્વામીના આશીર્વાદ થી બાવલો બાઉદીન દિવાન થયા ત્યાં સુધીની કથા છે ને આશીર્વાદ થી તો એ વાત કરતા કરતા કે આ જો આશીર્વાદ થી થાય છે એટલે કોઈ એમ કે છે સ્વામીનારાયણ ના સંતો હતા અને કોઈ બીજું કે છે જે હોય તે પણ સંત આશીર્વાદ અરે ડોબા સ્વામિનારાયણના ગુણાતીતાનંદ હતા તને ખબર ન હોય તો પાકું કહે ખબર જ હોય પણ આ તો હું સ્વામિનારાયણ સંપ્રદાય પ્રતિ એલર્જી એટલે એને નામ કાઢી નાખ્યા તમારા કાયદા સ્વામિનારાયણ નો કાકરો નથી જવાનો એમ કઈ ગુણાદિત દર્શને ગયા છે હંસુ પર સવારી કરીને પાછા માળિયા મૂકી ગયા છે ભાઈ એટલે કઉ આવા સમાધિનિષ્ઠ આવા ભવ દુર્લભ એવા સંતો આપડી પરંપરામાં એટલે સ્વામિનારાયણ સંપ્રદાય નગારું એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય નગારું ત્રણ ચાલુ હોય નગારું તગારું એટલે ચણતર અને તાવડો એટલે મીઠાઈઓ બને રાખે ત્યાંમાં ત્રણેય આમ કઈ ખોટું છે તમને ખાવા ના મળે તો બળતરા શું કામ થાય પે આવી મોંઘવારીમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયિક કુશળતા નથી આધ્યાત્મિક કુશળતા બોલો એ વ્યવહારમાં રહીને કેવા કેવા સંતો ભક્તો થયા છે જરા નજર કરવા આજે પણ છે ને એવા સદપુરુષો છે આપણે જોયા છે અનુભવ્યા છે માયણા છે ત્યાં થોડી કઈ પુસ્તકના પાનાની વાતો છે ભાઈ તો એ રસને જ્યારે માણે છે ત્યારે સંસાર એમાં ચિત્ત ક્યાંય લાગતું નથી આ ભાયાભદ્રાના કેશો ભગત હવે પરિણામ એક ઓરડામાં રહેવું પત્ની સાથે રાત્રે બેસવું અને વિષયની વિકાર ન હોય જનક મહારાજાને તો શું છે સુલભ પરસ્ત્રી છે ચાલો પરસ્ત્રીને સમજીને માણસ દૂર થઈ જાય પોતાની કાયદેસર પત્ની છે પરિવાર પુત્ર ઝંખે છે અને પેલા એમાં મોહ નથી આવો કલયુગમાં પુરુષ તમને ક્યાંથી મળે એને કેવું એ સંસારના સુખ કેવા જાણ્યા છે ત્યારે એનું ચિત્ર નિશ્ચલ રે નહી ભાઈ સારી મીઠાઈ આવ્યા તો નથી માણસ મન હાથે રહેતું ડાયાબિટીસ વાળા નથી આઈસક્રીમ ઉપર ઝપટ મારી લેતા ઘણું ડોક્ટરે ના પાડ્યું કે એક ગોળી વધારે ખાઈ લેશું પણ આવો ક્યાંથી મળે ત્યારે આ વિષયોમાં મન ન જાય એટલે શું કહેવું એને કેવું જાણ્યું છે સ્ત્રીઓના શરીરના દેહ ને સંસારના સુખ ને કેવા જાણ્યા છે આપણે આ નારાયણ મામા ડિવાઇન મિશન વાળા એ તો આપણે અમદાવાદ અમદાવાદમાં જ રહેતા ને આપણે ઘણી દર્શન કર્યા છે એ પરિણા ધર્મપત્ની સાથે રહેવાનું અને છતાં જ નેસ્ટિક બ્રહ્મચારી એ કેવા વિષયો સંસારના જાણ્યા હશે કેવી રીતે જીવ્યા છે અને પાછું કેવા અનુભૂત પુરુષ આપણે અમે એટલે હું પર્સનલ મારી વાત કરું આપણે ઘણી વખત નારાયણ મામાની સાથે આમ પ્રસંગો ભેળું થવાનું થયું હોય ગુરુકુળ પણ બે વખત આમ ફેસ ટુ ફેસ સાઈડ ટુ સાઈડ આપણે મારે વાત કરવાનો પ્રસંગ પણ બંને અમેરિકામાં અને એક કેનેડામાં થયેલો પણ એ આપણી સામે જોતા હોય વાત કરતા હોય છતાં પણ આપણને ન જોતા હોય એવી એની આંખ મને બે પુરુષની એવી આંખ લાગી એક જોગી સ્વામી અને એક નારાયણ મામાની વર્ષોથી આપણે જોગી સ્વામીના દર્શન કરતા હોય આપણી સામે વાત કરતા હોય આપણને નામથી બોલાવતા હોય ચર્ચા કરતા હોય છતાં એની આંખ સામે મને જે અનુભવ છે બીજાને જે લાગ્યું હોય તે પણ છતાં એમ લાગે કે જોગી સ્વામી આપણી સામે જોતા નથી એની આંખ અંતર્મુખ થઈને કંઈક બીજે જ રમે છે એ આપણને જોતા હોવા છતાં જોતા નથી એમ નારાયણ મામા આપણી સામે વાત કરતા હોય છતાં એમ લાગે કે આપણી સામે જોતા નથી વાત કરતા હોય છતાં લાગે ઈ એના જ રસમાં ડૂબેલા છે હવે આ તો આપણે નજર સામે જોયેલા છે કેમ ભૂલાય એમ કેમ ભૂલાય શાસ્ત્રની કઈ કાગજ લીખી બાત તો છે નહી જોગી સામે બેઠા છે નારાયણ મામા તો વયા ગયા તો સંસાર ને આવો જાણ્યા પછી એનું ચિત્ત ચલિત થતું નથી સ્ત્રી વિષયમાં નથી થતું એવી બીજું આકર્ષણ હોય છે ત્યારે નિશ્ચિત થાય છે તેવી પદાર્થો સંસારના હોય એને જોઈને એનું મન એમાં ચલિત થતું નથી તમે જતા હો અને તમને આમ સોનાનો દલ્લો મળી જાય તો શું થાય ચલિત થાય કે ન થાય ચિત્ત અરે ચાલો ધંધામાં બેસો છો પછી ક્યાં ત્યારે જેને નિર્મોહીપણા આવે છે એને આ ધન સંપત્તિમાં ક્યાંય ચલિત થતું નથી નિશ્ચલ ચિત રહે છે કેમ એને શું થાય છે ખબર છે स्त्रीय बात त्रय प्रकार स्त्रीओ एक सरखी देखाई एक सरखी देखाई कोई भेद जनाते नहीं जष्टि थे समलोष्टाकाचन एने, एने कचरो कंचन पत्थरों ने सोनू एक सरखू लगे ए भाई केवड़ी मोटी बात एक सरखु कचरो सोनू કંચન અને કચરો પથ્થર અને સોનું હીરા અને પથરા કાચના ટુકડા પથરા બધું સરખું લાગે છે સમાન આવી દ્રષ્ટિ થઈ જાય હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જોવો તો એ સમાન છે કે નહીં મને કયો તમને જો સમજાય તો સમાન છે સમાન જ છે ને સમાન જ છે કેવી રીતે બધું જ પૃથ્વીના રૂપાંતર છે એટલે બોલો ગાજર જુઓ મૂળા જુઓ શેરડી જુઓ મરચા જુઓ છે બધા ધરતીના જ રૂપાંતર છે ને રૂપાંતર થયા પછી આપણને જે તે દ્રષ્ટિ બદલાય છે છતાંય છતાંય છે શું મૂળો ધૂળ છે જુદા પ્રકારની ધૂળ છે આ માટીમાં નથી કોઈ લાલ માટી હોય કોઈ પીળી માટી હોય કોઈ ભૂરી માટી હોય કોઈ ધોળી માટી હોય કોઈ ચીનાઈ માટી કે છે એ હોય પેલી સિરામિક ની બધા માટી જ છે ને એમાં સોની માટી છે ચાંદી માટી છે કોપર એ માટી છે ધૂળ જ છે હીરાય માટી છે કોલસાઇ માટી છે બધું ધૂળ રૂપાંતર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ જ છે તો શાસ્ત્ર દ્રષ્ટિએ આ સદપુરુષો એને એવું જ દેખે છે તો ધૂળમાં જેમ નથી થતું એમ સોનામાં એને મોહ જ થાય કેવી સ્થિતિ હશે એનો અર્થ એવો નથી કે પછી જયારે જમવા જાય ત્યારે રોટલાને બદલે ધૂળ ખાય ઘણા ગણાને શું છે આવું તરત વિચાર આવે ને જો સમાન લાગે છે તો ધૂળ કેમ ખાવાને જ મંડતા ધૂળ ખાવા માંડે ને એવાય સાધુ થયા છે એવા એવાય થયા છે ધ્યાન બીજા રાખવું પડે અને પાગલ ન હોય પાછા સુદ્ધ માં હોય ગઢપુરમાં આ પુરાણી ભક્તિ પ્રકાશ દાદી સ્વામી છે એમણે દર્શન કર્યા છે ગોપી સ્વામી હતા કેવા સત્પુરુષ અખંડ જાગતા ને સુતા શ્રીજી સિવાય દેખાય નહી એવા હવે એને જમવાના પથ્થરમાં માટીનું ઢેફું મૂકી દીધું કોઈ ગોળની જગ્યા એ ગોળ છે તો ગોળ માની રોટલી સાથે માટી ખાઈ ગયા એ હા વક્કલ વગેરે ના પણ જેની દ્રષ્ટિ પાર લઈ જાય છે એને ગોળ અને ખોળ સમાન લાગે છે હવે જોવો અને ધ્યાન આપણે રાખવું પડે નહી ધૂળ ખાય જે વ્યવહારમાં છે છતાંય દયા કરીને નભે છે જીવે છે તો એ ભૂખ લાગે ત્યારે રોટલો જ ખાય કઈ ધૂળ ન ખાય અને ગ્રહસ્થ હોય ને ઘરેણા ઘડાવા જાય છોકરાના લગ્ન માટે તો કઈ કચરા ટોપલો લઈને ન જાય એ સોનું લઈને જાય તો સમલો કાંચન સમજાય એના માટે સીધો સાધો અર્થ એ કે ઢગલો સોનું મળે તો એને હરખની રેખા ના આવે અને ઢગલો સોનું લૂંટાઈ જાય તો એને અહી ફરક ન થાય એ સમલો કાંચન મળે તોય ભલે જાય તોય ભલે જેમ ધૂળની કોઈ રસ્તામાં કિંમત નથી એમ સોના પણ એને કોઈ કિંમત નથી આ સમલોષ્ટાશ્મ કાંચન આપણે આણંદજીભાઈ પેલા ગોવર્ધનભાઈ માંગરોલ ના શેઠ કેવા વેપારી છે સમલો કાંચનો જે કોઈ માલ લેવા આવે વસ્તુ લેવા આવે ઉધાર રાખવાનું હોય લખે શું ખા ત્યાં કોઈ વ્યક્તિનું નામ ન લખે કે 5 કિલો ગોળ કરશન પ્રેમજી નામ ન લખે 5 કિલો ગોળ સ્વામિનારાયણ ખાતે 50 કિલો ગોળ સ્વામિનારાયણ ખાતે એક ગુણ ખાંડ સ્વામિનારાયણ ખાતે કોઈ વ્યક્તિનું નામ જ ન લખે હવે ક્યારે થાય બોલો એને બધું સમલો કાનચ બધું ધૂળનું થઈ ગયું હોય ત્યારે થાય નહીતર કોઈ એક ગોળ છોડે કોઈ હિસાબ એક રૂપિયાનો મૂકે અને આ જેવો સંસારમાં છે એને કઈ બુદ્ધિ ફરી ગઈ એવા નથી આ લોકો પણ એને કોઈ કિંમત જ નથી બધું સરખું જ લાગે છે શું આમાં આમાં ચૂથવાનું શું એમ આમાં ચૂથવાનું શું આવે તોય ભલે ન આવે તોય ભલે આ એની સ્થિતિ છે હવે એને આમાં શું મોહ થાય એનું શું ચિત્ત ચલિત થાય નજર સામે દ્રષ્ટાંત છે ને આમ આપણે થાણા ગાલોડના માવા ભગત ખેતરમાં કપાસ પાકે મગફળી પાકે તલ ચણા જે કાંઈ પાકે દગલો પીડ્યો હોય કોઈ આવે હવે હોય ત્રણસો બસો ત્રણસો ચારસો પાંચસો તો રૂપિયાનો માલ હોય અને કોઈ આવે કે ભગત આ મારે લેવું છે સો દોઢસો રૂપિયાનો માલ છે તમને આપી દો લઈ જાઓ સો દોઢસો રૂપિયામાં આપીને લઈ જાઓ ત્યાં વળી બીજો આ ચારસો પાંચસો રૂપિયા હું તમને રોકડા ઉપર અને એટલો માલ હતો નો હતો મારે કઈ કામનું ના પેડ્યું પેડ્યું રે શું કામનું મારે તો કાઢી નાખવાનું છે ને તું વેલો આવ્યો તો તને જ દે વેલો એ પેલો એને કઈ છે જ નહીં ઓહો હો ત્રણસો રૂપિયા બધા ઓછા આવ્યા હશે હશે જવા દો એક સહજાનંદ પ્રભુ સિવાય બીજો રસ અને આ ગ્રહ તમે ભગવાન સિવાય કોઈ બીજું બધું ધૂળનું જ લાગે કોઈ દ્રાસ કોઈ નહીં અને આપણને એક રાત શું એક મહિનો ઊંઘ ન આવે મારો વાલીડો છેતરી ગયો કે આ હજી મળી જાય ને તો પાછો લઈ લેવો છે અને પાછો લેવા માટે કેટલા કાવા દાવા કરે હે કોર્ટ કરીશ ને કેસ કરીશ ને તને રાતે તારા દેખાડી દઈશ ને તારી હાથ પેઢી દઈશું બંગડી પહેરી ભાઈ લઈ જાવ ને આ પીડ્યું રીય શું કામનું છે શું આપડે વાત કરીએ તો આપણને ટાઢુ થઈ જાય આવા પુરુષો સમલો કાંચ ને કાંઈ નબળે આને કેવાય સોનો ને કચરો કાંઈ મૂકે થોડા કાંઈ મૂકે તો ગેખારે મૂકી ને ચોરી થઈ જાય બધું વી જાય થોડું કાંઈ મૂકે થોડું કાંઈ મૂકે મરી જાય પછી કોઈ ગોયતું જોડે નહીં હા મુંબઈમાં આંચકા આવ્યા તા ને આ ભૂકંપ ભુજમાં થઈ ગયા બે હજાર બહુ ભયંકર થયો પછી મુંબઈમાં પંદર મિનિટ ગયા હતા ને એટલું બધું સોનું પહેરેલું મોટી મોટી વીટી જેવડી મોટી મોટી વીટીઓ આ બે હાથમાં આવડી આવડી વીટી અને આવા મોટા તો કડા પહેરેલા સાંકડા પહેરેલા ગળામાં આવેલું નાખેલું ના કેળે સોના પટાટ મેં કીધું શું આટલું બધું કાં પહેર્યું મને કે આ ભૂકંપ આવે દોડીને ઉઠીને ભાઈ આવી આટલું તો રે હા એટલે આ કબાટમાં મૂકી રાખ્યું હોય તો લેવાનો ટાઈમ જ ક્યાં રે કે પેર્યું હોય તો ઊભા થઈ નીકળી જવાય તો આટલું તો બચ્યા ઓછું છે કે મેં કીધું પણ ભૂકંપમાં તમે જ રહી જાવ તો મને કે માળો એ ખરું આપડે જ રહી જાય તો બધા થાય મેં કીધું તમે જ રહી જાવ તો શું થાય તો બધું રહી જાય મેં કીધું તો ઠાકોરજી ને એમ રી આ બધું ઉતારી નાખો સાનું મને ઉલટા ને આટલું પહેરી નીકળશે કોઈ ગુંડો ભાળી જાય તો ભૂકંપ આવા પેલા ભૂકંપ થાય મને કે એ ખરું હા આટલું લઈને ફરો તો કોઈ ગુંડો વાત પડી જાય તો ભૂકંપ તો હવે દસ વર્ષે પચાસ વર્ષે આવશે ભૂકંપ પછી ખરી નાખી સાચી વાત છે એ માયનું એ ધન્ય છે ને નહી કે હા શું ખબર પડે એ તો બધા મૂર્ખા કેવાય હા તમે માનતા ને આ બધા સાંભળવા આવી વિશ્વાસ થી છે એવું છે જ નહીં કઈ હા એ બોલે આપણે સાંભળવાનું શું રાતે ત્યાં નવરા છું બાકી આવું કઈ હોય બધું માની ના લેવાય એવું માની કઈ જે કરતા હોય છૂટે આ ડાપણ છે ને એ મોહ છે મોટો હમ આ પોતાનું જે ડાપણ છે ને એટલે દેવાનંદ સ્વામી કહ્યું ડાપણમાં ડાયો ડાપણમાં દુઃખ પામે દુનિયામાં ડાયો ડાપણ માં પામે હા એમાં દુઃખ પામે એક જણા ને છે ને આ ડાબા તે પાટો બાંધ્યો હતો આંગળી છૂંધાઈ ગઈ હતી પાટો બાંધીધો હતો દોસ્તાર મેળ્યો કે આ શું થઈ ગયું તો કે સિંચોડા આવી ગયો તે આવું થઈ ગયું આ આંગળા બધા વેચા નીકળી ગયા ને આ બધું આવું થઈ ગયું સિંચોડામાં આવી ગયો એટલે પછી આ પાટા આવી ગયા તો એ લોકો સારું થયું ને જમણો આ થાય એવો તો ખાવા પીવા ને અટકી જત ને તો એ આવી તો ગયો તો જમણો ખેંચીને ડાબો ખાલી દીધો દુનિયામાં ડાયો આવું સાવ સંસારમાંથી નીકળી જવા ને અણી હોય પણ આપડે ડાપણ કરી ને પાછો હાથ ધલ દે શું કે ભગવાન ના સાધુ ને શું ખબર પડે એમ કઈ ડાબો હાથ ધલ દે બોલ્યો એ તો સાધૂત કીધે રાખે લાથે કરીને બે હાથ સાજા રહી જવાનું હોય આમ જ હલવાના છું ડાપણ આવે છે ને જે વચ્ચે મોટાના વચનો તુલસીકૃત રામાયણ હોય ભાગવત હોય ગીતા હોય એમાં આપણું છે એટલે ગ્રંથમાંથી જ્ઞાન થતું નથી જમણા હાથેથી ડાબા ખાલી જાય એટલે હલવાઈ જાય છે પછી ભલે ગમે એટલી કથાઓ કરે ને ગમે એટલા ચિંતનાત્મક પુસ્તકો લખે પણ સંસારના જે બંધનો છે એમાંથી નીકળે નહી સમલો કાંસા અને સાધુઓ એવા થયા છે ને એવા સાધુઓ થયા છે વ્યવહારમાં હોય ને તો આવી રીતે કચરો કંચનનો ભેદ જાણે એને વ્યવહાર એવી રીતે કરે પણ આ શક્તિ જરા પણ ધૂળમાં નહીં એમ સોનામાં નહીં અને સાધુઓને તો વ્યવહારય નથી એવા સાધુ થયા છે આપણે ઘણી એવી કથાઓ જાણીએ બેઠા હોય સૌ આવે ને કોઈ ભેટ સોગાદ ગમે તેટલી મૂકે ઉભા થઈને આ થઈને પેલું પીડ્યુંરી પેલું પીડ્યુંરી એમ અને પેલે નીકળી જાય બીજા ગામે જેને ધામા નાખે એ સોનું ચાંદી રોકડ રૂપિયા ગણતા જ નથી ને આ આપણે જોગી બાપા જોયા છે ને એના આગળ રૂપિયા ઢગલો કરો કાગળના ડૂચા લાગે ક્યાં ગોતવા જ આવે નજરે જોયા કોઈ છે જ નહીં એને શું દુનિયાની પડી છે એવી સ્થિતિ થાય છે જયારે એને મોહ નીકળી જાય છે ને ત્યારે આ પદાર્થો એને એ આવા જ દેખાય છે આપણને દ્રષ્ટિમાં મોહ છે એટલે બધી કિંમતી લાગે છે અરે તમારે ઘેર એકનો એક દીકરો હોય અત્યારે આપણે ઘણા ના છે કે એના દીકરાઓ એક હોય બે હોય ત્રણ હોય પણ બાપાને મારે પીટેને ખાવા પીવા ન દે વૃદ્ધાશ્રમ નાખ્યા હોય બરાબર છે આજે છોકરા કેવડા હોય કે ત્રીસ પાંત્રીસ વર્ષના હોય કોઈ ચાલી વર્ષમાં હોય બરાબર છે એ જયારે નાનો હતો ત્યારે જ એને આમ મોહની પડલ ખુલી ગયું હોય અને ભગવાને કઈક એવી દ્રષ્ટિ આપી હોય અને જોવે પૂર્વ જન્મ શત્રુ છે તો એને રાખે બોલો લ્યો જેવું છે એવું દેખાય તો આ સંસારમાં કોણ મોહ પામે ત્યારે એ જ્ઞાની પુરુષો જેવો છે એવો દેખાય છે પદાર્થ જોવે તેને બીજું જ દેખાય એટલે મોહ થતો જ ને ચિત્ત નિશ્ચલ રહે છે ગીતામાં સરસ થયું કોણ નિશલચિત છે મુનિરૂચ દુઃખમાં ઉદ્વેગ થતો નથી અને સુખમાં જેને સ્પૃહા નથી થતી આમ ખેચાણ થતું નથી એની ઈચ્છા નથી થતી સુખ કોને કહેવાય પંચેન્દ્રિયોના જે સુખ છે અને સુખ આવે ત્યારે પડી જાય સુખની આંટીમાં જ ન નીકળી શકે દુઃખ પચાવી જાય ઘણા એવા છે કે સુખ પચાવી જાય દુખ આવી પડે ત્યારે ભાંગી પડે એટલે એક જ લાઈન લખ્યું દુઃખમાં ઉદ્વેગ નહીં સુખમાં સુરહા નહીં એનું નામ નિશ્ચલ ચિત્ત પુરુષ છે સ્થિત પ્રજ્ઞ પુરુષ છે સ્થિત ધીર પુરુષ છે ભગવાન રામચંદ્રજી એમને રાજ્યાભિષેક ની ઘોષણા થઈ તો ચહેરા ઉપર કોઈ આનંદ ની રેખા ન આવી અને બીજે દિવસે ઘોર ચૌદ વર્ષ વનવાસ થયો તો જરાય ઉદાસી રેખા ન આવે બોલ અને તુલસી લખવું પડ્યું કે એમના ચહેરા શ્રી કૃષ્ણ જિંદગીના ચડાવ ઉતાર જુઓ છતાંય મોર પીછ મૂકીને નાચા જ છે જલસા જ ફટકાર્યા હારકે પૈસે પાછા અને દુઃખ કેવા પણ એના જેવો અભાગી પુરુષ કોણ હોય કે અર્ધી રાઈ જન્મ થાય અર્ધી રાતે વગર ભાગવું પડે અને માતા પિતાનું મુખ જોયા વગર અગિયાર અગિયાર વર્ષ પારકે ઘેર ઉછરવું પડે અને ત્યાંથી છૂટ્યા પછી સીધું મામા કંસારે ફાઈટ કરવી પડે મામા કંસને મારવો પડે હા મામાને ધોકાવવો પડે જો અને પછી દ્વારિકાધીશ હતા ની પણ ગણાતા પણ જો સોળ હજાર એકસો આઠ રાણીઓ એક દસ દીકરા એક એક દીકરી કેવડો મોટો પરિવાર સોળ રાણી એને ગુણ્યા અગિયાર આવડો હરો ભરો સંસાર એક લાખ ને સાહીઠ જેવું થાય ને આવડો પરિવાર અને કેવી સોનાની નગરી કેવી સમૃદ્ધિ અને લાશો ને મરદાઓના લોથ બોલાઈ ગઈ ડાંડર વાઢ હોય ને એમ મળદા પીડા છે છતાં એને કોઈ ચહેરા ઉપર કોઈ દુર્ગ ઉદ્વીગ્ન ભાવ નથી પીપળાને ઓઠીંગણ આપીને બેઠા એ વખતે એમને ઉદ્ધવ યાદ કર્યા મૈત્રીને મળ્યા અને એ જ સ્થિર મુદ્રામાં શરીર ત્યાગ કરે છે કોઈ ચહેરા ઉપર કોઈ ભાવ નથી અને છતાંય જોવો કામ કેવડું કર્યું કોઈ કે આવા નિર્લેપ થઈ જાય તો કોઈ પ્રવૃત્તિ ન થાય આ પ્રવૃત્તિ કેટલી કરી ભગવાન શ્રીકૃષ્ણ જેટલી પ્રવૃત્તિ કરી કોણ કરે એટલી કેટલી દોડા દોડી અરે મહાભારતના યુદ્ધમાં એમના સંબંધીઓ કેટલા કપાયા સગો ભાણો કપાઈ ગયો અભિમન્યુ જેવો યુદ્ધો ક્યાં છતાંય અર્જુનને એમ કે છે કે જવાના જાય ઉભો થઈ જાય તું તારા દીકરા માટે રડે છે પણ મારો સંબંધી તો છે જ ને મારો સગો ભાણે છે મારી બેન સુભદ્રાનો દીકરો છે ને શું છે ચાલો આપણે યુદ્ધ બાકી છે અને પાછા નિષ્ઠુર નહોતા પથ્થર જેવી ચેતના નહોતી કઈ એ રણ મેદાનમાં ટિટોળીના બચ્ચાને બચાવે એટલી સંવેદનાથ નહીં ચાલે પેલા પીવડાય અને મહાભારતના યુદ્ધમાં શસ્ત્રોની ઘોડાને ખરેરો કરે થાક ઉતારે પાણી પીવડાવે પછી કે હવે હવે યુદ્ધ થશે આટલી તો સંવેદના છે પશુઓ પ્રત્યે પણ આટલી છે પક્ષીઓ પ્રત્યે આટલી છે તો મનુષ્ય પ્રત્યે કેમ ના હોય પણ છતાં સુખ અને દુઃખમાં શોક ની નાવે જેને હેડકી ને આ પહો જેને આનંદ માટે મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાન બાય એ મારા ને ભાંગી પડે બ્રહ્મા બ્રહ્માંડ વાગી પડે તો એ ગંગાશક્તિ કે પાનભાઈ એના મન ડગતા નથી કેવડી મોટી વાત છે બઉ સમજવાનું છે આ કથાઓ માંથી આજુ ના શીખ્યા આટલી બધી સ્થિતિ થોડા આપણે નામદેન તુકારામ નરસિંહ મહેતા ગોવર્ધનભાઈ થઈ જવાના છે હા ભેડા ભેડા થઈ જવાના છે ના પણ આપણે એટલું એમ થાય કે આપણે ભગવાન ના ચરનાર નહીં એટલું થઈ જાય તો બસ બાપાનો પગ પકડી રાખીએ ને બહુ થઈ ગયું બઉ બાકી તો થોડું થાય રાખે ને સંસાર ને તો કેવો કીધો છે ઊંટિયા પણ છતાંય ભાઈ હોય છે હું એ ચોખ્ખું કહી દઉં પછી દુઃખ ની પણ લિમિટ હોય હ પછી લિમિટ હોય એ પછી સમજવું જોઈએ માણસ જેટલું સહન થાય થાય પછી ન થાય સહન ન થાય કોને કે બાપાને કે બાપા એ થોડું સમજવું જોઈએ હાલે હવે શું કહ્યું કોને કેવા જાય આપણે માવતર ને કોને હમ નહી ધ્યાન રાખવું જોઈએ લિમિટમાં હોય બધું કસોટી લેવાતી હોય ને લેવાય પણ હવે કઈ નાના પાંચ વર્ષના છોકરા પેપર આપી દો પીએચડી નું આપી દો એમ તો ના થાય ને અરે ઓમ તો જ બધું ધ્યાન રાખવું પડે બોલવા આમ એક સાધુ એક ગામ થી બીજા ગામ બીજે ત્રીજે ફરતા હતા એમાં એક ભાવિક ભગતો થઈ ગયો મહાત્માજી હું તમારી સેવા કરતી મારે જરૂર છે સારું એક થી બે ભલા તે પેલો બિચારો ભેડો ફરે સેવા કરે એમાં એક નગર પોચા છે ત્યાંનો નગર છે સુખી સાધુઓનો પ્રેમી તેને પોતાના ઘરે લઈ ગયો રાખ્યા મારા જ ખૂબ ભાવથી સેવા કરે હવે નગર શેઠ ને ત્યાં તો સુખ સાહેબી હોય ગાલ મસુરિયા પાથરી દે સરસ મજાને પાંચ પાંચ પ્રકારના પકવાને પાંચ પાંચ પ્રકારના સરસ શાક ને આંતેની વાનગીઓ બનાવે મહાત્માને બરાબર નિરાયતે જમાડે ઠંડા જળ ને ગરમ જળ નાવાના આ બધી બહુ સગવડતા કરી ઓ સાથે સાથે હું મૂકશું એ આ બધું આ જોયા કરે કે આ આપણી જેમ જ ખાએ પીએ છે આપણી જેમ નિરાયતે ઓરડામાં સુઈ જાય છે ગાદલા પાથરી નિરાયતે સુઈ જાય છે આમાં આપણા ફેર શું થાય તો ખરો ને ભાઈ ગણાય ને હોય સાધુ ને રસોઈ દે બીજા આમાં રસોઈ દે બિચાર હજાર વાપરી નાખો પણ નિરામને આનંદ થાય દેનારો બીજો જોનારો દુખી થાય મારા બેટા જમસા કરે છે એટલે હોય તો કોણ સાધુ ન થાય તો કોણ ના પાડે છે આવું હોય તો કોણ સાધુ ન થાય તો ના કોણ પાડે છે બોલો અમારી જવાબદારી તારા માટે બંગલા બંધાવી દેવાની જો કેમ છે બૈરા છોકરા છોડવા હેલા છે એટલો જ ગુણ લ્યો આ કળયુગમાં છોડે પણ નથી સમજાતો લોકો તો પેલો વિચાર કિરા રાખે આમાં મારામાં શું ફેર અમારામાં આમાં શું ફેર બે ત્રણ દિવસ અહીંયા રહ્યા ત્યાં એક ભાવિક કુંભાર ભગત મળી ગયો મહાત્માજી મહાત્મા રૂમ એમાં ખૂણે ગધેડું બાંધ્યું હોય ઘરની અંદર બધું હોય અને આખી સમૃદ્ધિ જેવો ગણો એ બિચારા એમાં માટલાય પીડ્યા હોય ફલિયા માં પીડ્યા હોય ગધેડા નો તો ઝાડા બધું કેવું ગંધાતું હોય અને એમાં એ લોકો કુંભાર ભગતે આસન કરી દીધું મહાત્માજી થી બેઠા એને ત્યાં શું જુવાર રોટલો છાશ પાણી મરચું ને એવું હોય કોથો પાથરી નામ લીધ એને કઈ ઠેકાણું હતું નહિ કઈ તે એક દિવસ બીજો દિવસ થાય તો ત્રીજે દિવસે મુમુક્ષી પગ પકડી લીધા એ કે શું છે તને તો કે મહારાજ ખબર પડી ગઈ હોય મારા મને તમારામાં હું ફેર હા મહાત્માજી કઈ ખબર પડી ગઈ શું પડી ગઈ મને કઈ ખબર નથી તો કે મહારાજ આપડે નગર ને ત્યાં હતા ને મને એમ થતું હતું સારું સારું જમે અમારી હારે જમે અમારી જેમ જ મકાનમાં રહીએ બંગલામાં રહીએ રસપુરી છિકનપુરી ઉલાળે અને આમાં હું આમાં ને અમારા પણ અહીંયા તમે જે રહ્યો છો ને એમાં તમે એ જ રીતે આનંદ ભજન કરો છો રહ્યો છો કોઈ ફરિયાદ નહીં કોઈ જવાનું નામ નહીં અને તમારા ભજન કોઈ ઓટ નહીં એટલે ખબર પડી આમાં અમે ન રહી શકીએ એટલે થઈ ગયું અમારામાં તમારામાં શું ફર્ક છે એને સુખમાં દુઃખમાં સમાન છે આ શ્રીજી મહારાજ વખતે આપણા સંતો ગામડે ગામડે ફેર્યા ક્યાંક કોઈ સન્માન કરે ખાવા પીવાની સુવિધા સારી રીતે રાખે અને એના કોઈ એડ્રેસ રાખ્યા નહીં અહીં બહુ સારી રીતે રાખ્યા અને ક્યાં ક્યાંય એમને માર પડ્યા માર્યા પશુઓની પેઠે માર્યા દૂધકારી કાઢ્યા જમતા ભાણા તોડી નાખ્યા ખીચડીઓ ઢોળી નાખી પકવાનો બનાવેલા હોય એ ધૂળમાં મેળવી દીધા અને પશુઓની જે માંકી કાઢ્યા ગામમાંથી એના એડ્રેસ રાખ્યા નહી દુખ પડ્યા એને યાદ ન કર્યા સુખ પડ્યા એને યાદ ન રાખ્યા એક યાદ રાખ્યા સહજાનંદ સ્વામી ને એ પરમ કઈ નહીં આવો સુખે શું વિગત સ્પ્રહ દુખે શું ઉદ્વિગ્ન બના પછી એક લક્ષણ બતાવ્યું છે કોનું છે વિતરાગ ભય ક્રોધ પંચ વિષયનું ક્ષેત્ર છે ને એના કરતા રાગ નું ક્ષેત્ર મોટું છે આમાં ઘણું કહી શકાય પણ ટૂંકનું પંચ વિષય નું શું શબ્દ સ્પર્શ રૂપર ગંધ એ વિષયો જોડાયેલા હોય પંચ વિષય નું દીકરો છે છતાં એને એમાં રાગ છે કે નહીં આ રાગ નું ક્ષેત્ર કહેવાય લોભિયાની પાસે પૈસો છે વાપરતો જ નથી તો એને કઈ સુખ આવે છે છતાં એને ધનમાં રાગ છે પંચ વિષયનું કોઈ સુખ મળે છે ઘરમાં પૈસો છે એનું બેંકમાં છે એનું પણ એમાં પૈસા માં રાગ જાય છે ના એને રાગ કહેવાય આ જડબરજ જે મૃગમાં બંધાણા એ મૃગલા સાથે એનો કોઈ પંચ સંબંધ હતો છતાં એમાં રાગ હતો જો એટલે પંચ જ બાંધે છે એવું નથી કોઈ ઉપયોગનું ન હોય ને રાગ પીડ્યો હોય એટલે શ્રીજી મહારાજે કીધું ફાટેલી તુંબડીને ચીથરા જેવી કોપી ને પણ રાગ ટાળવો મહા મુશ્કેલ છે સુખ આવતું હોય તો ટાળે પણ સુખ ન હોય તોય પકડી રાખે રાગની કઈ મો માથા વગરની વાત છે એ બહુ મોટું ક્ષેત્ર છે એટલે જયારે રાગ સામે ઉપસ્થિત થાય એવું પદાર્થ હોય રાગ થાય એવું છતાંય જેને ચિત્તમાં જરાય ડાવાડોલ થતો નથી એ નિશ્ચલ ચિત્ત પુરુષ છે એક બે આપણે વડોદરાના સદાશિવભાઈ શ્રીજી મહારાજ વખતના તો વડોદરામાં ગાયકવાડ સરકાર એમને આખી લાંબી કથા છે પણ પછી એમને ત્યાં પોતાના મહેલે્યા સદાશિવ સદાશિવનું બ્રાહ્મણ એની ભક્તિ એની પવિત્રતા એની નિર્મળતા તો સયાજીરાવ સરકારે હીરા માણેક સોના ચાંદી રૂપિયા રોકડ રગાદે ને એને એના થાળ ભરીને સદાશિવભાઈ આપ્યા તો સદાશિવ સામાન્ય બ્રાહ્મણ અને સોના ચાંદી ના ત્રાસ ભરીને આપ્યા લઈ જાઓ સદાશિવ જેવા માટે જો અમારી સંપત્તિ કામમાં આવતી હોય તો અમારા ધન્યભ છે સદાશિવ કે મારે આને શું કરવું એટલે કોઈ મળે એમાં મૂંજાય આને મારે શું કરવું બાપા અમે તો બે રોટલા ના પાત્ર કહેવાય અને એટલું તો મારા પ્રભુ આપી જ રીએ છે આને મારે શું કરવું ના ના મહારાજ મારે આ કઈ જોઈએ ને અરે આપ ગમે તે વાપરજો આ ઉપયોગી છે આનું હું શું કરું આપણને ક્યારે એમ થાય આનું કરું આપણને એમ થાય આના વગર હું હું ઘરું ફેર એટલો છે ને પેલા એમ કે આને હું શું કરું આપણને એમ થાય કે આના વગર હું હું ઘરું આને શું કરવું ના બાબા રાખો મારા તમારો ભાવ આવી ગયો મારે આમાં કશું કામ નથી વા સદાશિવ તમારા જેવા શિષ્યો મળે તમે ધન્ય થઈ જાય કે વાહ સદાશિવ કેવી વાત કોઈ એમ ક્યાંક જોઈતું નથી એમ અરે મરવા પીડ્યા હોય ને તોય રૂપિયા ગણતો માણસ બંધ થતો નથી એ ઘરે વગર ભાઈ આઈ ગયા તો ઉપર હોસ્પિટલમાં એટેક આવ્યો હતો એટલા લેણા છે લખી લે જો કઈ જાય સંતો જોયા એટલે શર્મા યા મૂકી દીધું બધું પણ રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા ને જીવ નીકળે નઈ હોય ભાઈ જોજો હા બહુ મોટું છે હા હા બધા એ બંધન છે એ તો જેટલો ભગવાન મહારાજે વચરામૃતમાં કહ્યું છે કે આ બધી વાસના તૂટે એનું મોટા મોટું સાધન એટલે કે એનો શું ઉપાય શ્રીજી મહારાજ કે જેટલો ભગવાનનો મહિમા વિશેષ સમજાય જાય એટલું આ બધું તુચ્છ થઈ જાય વાત તો સાચી જ છે ને પારસમણી ને ચિંતામણી મળી જાય તો પછી કોઈ સો રૂપિયા નોટ પાછળ કઈ ગાંડો થતો હોય છે ભલા કારણ કે બધું ધન પારસમણી ની ચિંતામણી છે સો રૂપિયા માટે કઈ પછી કઈ મુંબઈ ધક્કો ખાય તો એને શું કરે ખિસ્સામાં જ પીડ્યું છે બધું એમ ભગવાનની મૂર્તિ છે ચિંતા મળે છે એનો જયારે આ બાજુ થઈ જાય છે મોટું મળે એટલે પછી નાનું એને કોઈ ગણતરીમાં આવતું નથી એવી દ્રષ્ટિ થાય છે એટલે રાગ ધનમાંથી નીકળી જાય અરે દીકરા ને છૂટવો આ વિભાંડક ઋષિ હતા એમના દીકરા એકલ શૃંગી એ એકલ એનો એવો ઉછેર કર્યો કે સ્ત્રી કે પુરુષ ભાન જ નહીર એવો કર્યો જંગલમાં રાખીને કોણ સ્ત્રી ને કોણ પુરુષ એનું ભાન જ નહીં એકલ શૃંગી પણ એમાં થયું એવું બાજુમાં રોમપા રાજાની નગરી હતી ને એમાં બાર બાર વર્ષથી વર્ષા ન થાય ને એમાં કોઈક એવું કીધું કે એકલ શૃંગી છે એ જો પધારે તો વરસાદ થાય પ્રજા સુખી થાય તો કે લાવવા કઈ રીતે વિભાંડક આવવા ના દે પાસે આવે તો નગરીમાં જ ના દે પણ એક મહિલા સ્ત્રી હોશિયાર ચતુર હતી એ તૈયાર થઈ કે હું લઈ આવું અને વિભાંડક ઋષિની ગેરહાજરીમાં વોળવીને એકલ શૃંગી લઈ આવ્યા પણ રોમપાદાર રાજા નગરીમાં જેવો એકલ શૃંગીએ પગ મૂક્યો અને મુસલાધાર વરસાદ થયા બાર બાર વર્ષના દુકાળ એક જ ધડા જતા આવા પાછા તપસ્વી પણ પછી હવે આને જવા નથી દેવા એટલે એ સ્ત્રીઓ એને ધીમે ધીમે બધું વ્યવહારનું શીખવાડી દીધું પરણાવ્યા દીકરા થયા અને વિભાંડક ગોતા કરે મારો દીકરો ગયો ક્યાં ખોલતા ખોલતા પછી માંડ ખબર પડી કે વિભાંડક રાજાની નગરીમાં છે અને બાઈ ચડી ગઈ મારી નાખું આવ્યા વિભાંડક રાજાની નગરીમાં પણ ખબર પડી ગઈ ત્યાં વાવાઝોડું આવે છે પેલી સ્ત્રીઓ બધા ચતુર્યું છોકરા ને રમતા મૂકી દીધા પગમાં વિભાંડક ઋષિ જોઈ જાય આ કોણ છે પણ ચહેરા ઉપર ખબર તો પડી જ જાય ને દીકરા દીકરો છે અણહાર ના આવે ઓળખી જાય આ કોના છે બસ આ તમારા દીકરા દીકરા મારા વાલીઓ બે છોકરાને તેડી લીધા બાળીને ભસ્મ કરી નાખવા આવતા હતા કે મારા એકલ શૃંગીને આવો ઉછેર કર્યો અને એને આ છોકરા પણ જેવા છોકરા ને છોકરા જોયા તેડી લીધા અને નિરાય રહ્યા એમની સાથે જો બોલો રાગ નું ક્ષેત્ર જુઓ ત્યારે એની સામે જુઓ તમે સહજાનંદ સ્વામી સાધુ જુઓ નિષ્કુળાનંદ સ્વામી મહારાજે કીધું મારે ભુજ જવું છે તરીકે આવો ભૌમિયા તરીકે લીધા ગામ લઈ આવ્યા આધોય ગામને પાદરે દીક્ષા આપીને લાલજી સુથાર ને સ્વામી નામ દીક્ષા આપી દીધું અને એ આધોય સસરાનું ગામ અને ભાગ એમના ધર્મ પોતાને પિયર આવ્યા અને બે છોકરા સાથે લઈને નાના નાના ફૂલ જેવા છોકરાને લઈને પિયર હતા અને એના પાદર તો આવી લીલા થઈ ગઈ ભગવી ગંધ ના પહેરાવી દીધું અને પછી શ્રીજી મહારાજ કીધું જાઓ તમારી પત્ની પાસેથી ભિક્ષા માગી આવો પાત્ર અને ભિક્ષા માગવા આવ્યા લાંબી કથા છે એમના સાસુએ અમારે નીચા જોવું છે આમ આવી ખબર હોય તો દીકરી ના પરણાવ કે ન બોલવાનું બૈરાવો તો પછી બોલે બોલે બોલે એને કઈ વકૃત્વ કળા ક્લાસ ભરવા ના પડે એને ક્યારે કોઈ બહેરાવ એ શીખવા માટે ક્લાસ ની ફીસ ભરવી ના પડે એ તો પુરુષો બધા ભરતા હોય આઉટ ટુ સ્ટોપ આપડે ભણવું પડે એ મુજબ શું બોલે બોલે બોલે બબે કટકાવ છેવટે પછી આ ખતરો કર્યો બે છોકરાને પગમાં મૂકી દો એટલે કોને મોહ નો થાય દીકરાને જઈને પણ જેવા બે છોકરાને રમતા મુક્યા છોકરા એના બાપાને ઓળખે તો કર્યા પપ્પા બાપા બાપા કઈ દોડ્યા જશે ને પણ નિષ્કુળાનંદ સ્વામી શું બોલ્યા એના થોડા હળવા કરીને વેણ કહીશ પણ એમને એની પત્નીને કહ્યું લઈ લે લઈ લે લઈ લે ભેંસ હોય ને તો એને હેત ઉભરાય હું તો પાડો છું લઈ લે લઈ લે લઈ કોઈ નહી ફરક ક્યાં વિભાંડક અને ક્યાં નિષ્કુળાનંદ સ્વામી જુઓ એટલે હજી કઉ છુ માનતા નહીં સ્વામિનારાયણ સંપ્રદાય નગારો તગારો ને તાવડો એવું માનતા છું એવું માનતા ખબર ના હોય તો બોલવું નઈ ઊંડો અભ્યાસ કરવો ને કા વર્ષ ભેડું રેવું હા તો જ ખબર પડે ને ભાઈ આમાં શું છે એના પરોતભાઈ નામ સાંભળ્યા ન હોય સ્થિતિ જાણી હોય ગોવર્ધનભાઈ કોણ સંત સાહજી કોણ સ્વરૂપાનંદ કોણ વ્યાપકાનંદ કોણ એ ખબર ના હોય ભાઈ વ્યાકાનંદ સ્વામી મહારાજ સામે બેઠા થાય જોતા જોતા સમાધિ થઈ ગઈ ને એવું શરીર વૈધ્યું એવું વધ્યું એવું વધ્યું કે બ્રહ્માંડો પાર કરી ગયું કે અક્ષર બ્રહ્મમાં રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા હોય છે ને એમ વ્યાપકાનંદ સ્વામી આજુબાજુ અનંત બ્રહ્માંડો ઉડે હવે આ કથાકારો શું કે આ એક પૃથ્વી કહું છું એટલે તમે તમારા પ્રભુને નાના શું કામ કયો છો આ પૃથ્વીના ગોળો હોય એમાં સંચાલક હોય આપણો પ્રભુ હ અને વૈજ્ઞાનિકો કે છે કે આવી બસો અબજ તો એક નિહારિકા આકાશ ગંગામાં આવા સૂર્ય મંડળો છે બસો અબજ અને તમે કઈ વાડીના મૂળા કયો કે પૃથ્વીનો ગોળો છે ને એ જ આપણે બીજું કઈ ઉપરી કઈ માનતો કઈ નથી માનતો અમે ખોપડું વિચારવું જોઈએ વ્યાકાનંદ સ્વામીનું એટલું શરીર વિધ્યું ત્યાં બ્રહ્માંડો આજુબાજુ ઉઠતા તેમાં બ્રહ્માંડો ચોળી ભૂકો કરવા માંડે એ ભાઈ આમ આમ આમ શું જોવો છો કેમ આમ ચોળી નાખ્યા મહારાજ સભામાં બેઠા હતા એમને કેવું સમાધિ તૂટી આઠમા પાણી આવી ગયા મહારાજ જોઈ રહ્યા શું સાધુ તું છે ત્યારે થયું કે આ મામલો આ બે ની વચ્ચે છે કઈક આ મામલો આ બે વચ્ચે છે મહારાજ શું થયું આને પૂછો આને પૂછો ને શું કામા કર્યા એને આને પૂછો આને પૂછો હું વાતું છે ભાઈ ચારે બાજુ બ્રહ્માંડ ઉઠતા હું તો ચોડવા ગયો ભૂખ આમ ભૂકો કરી નાખો એટલે બ્રહ્માંડ એટલે ચૌદ લોક એક બ્રહ્માંડ થાય આ એક બ્રહ્માંડ નો વૈજ્ઞાનિકો નાળચમાં જોવે છે ને તો અંત નથી આવતો આમ માં જોવે છે રાજદી હ એક પાણી થાકી જાય ને બીજી ગોઠવાય છે ચોવીસો કલાક ગોઈત્ય રાખે છે આમાં ક્યાંય પાણી દેખાય છે ન્યા ભયું જાવ બધાને તો ભૈયા જાઓ હાકડી મટે ભૈયા જાઓ તમે હવે એવા ચૌદ લોક જે એક બ્રહ્માંડ નો પાર વૈજ્ઞાનિકો નથી લઈ શકતા એવા ચૌદ બ્રહ્માંડ લોક એક બ્રહ્માંડ વ્યાપકાર ને સામે છોડી નાખીએ મહારાજ કે આ કરાય તો કે મહારાજ પણ મને એવું થઈ ગયું કે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા અને અનંત જીવોને મોક્ષનું તમે દાન કરો છો છૂટી લહાણી કરો છો તો મને એમ થયું કે આ બ્રહ્માંડમાં અક્ષરાધિપતિ આવ્યો નથી તો આ જીવને ક્યારે અક્ષરાધિપતિ ઓળખાશે એટલે મેં બધા ભાંગીને આ લોકમાં નાખ્યા જીવ કે કોઈ પણ ટાણે ભગવાન સહજાનંદ સ્વામીને મળે ક્યારે પણ એનો ભોગ થઈ જાય આ સત્સંગનો તો મારા જતે દાડે તમને પામ છે એટલે મેં ચોળી નાખ્યા મારા એવું ન કરાય એટલે એટલે હજી કઉ છું નગારો થગારો ને તાવડો નથી મોટી વાત છે તો નિષ્કુળાનંદ સ્વામી મોહ મોહ ન પામ્યા બીક તી તો ભયો પછી કોઈ પ્રકારનો ભય નહીં સૌથી મોટો મોટો ભાઈ શું હોય મોતનો હવે જેને આ દ્રષ્ટિ આવી ગમે એવું જરાય ચલિત થતો નથી ડગતો જ નથી ડગતો જ નથી નિરભાઈ શું છે કારણ કે મોત મોત શું છે મોતને જ જાણતો નથી મોતને જ જાણતો નથી સ્વામી રામકીર્થે કેતા ને મેં તો કાતિલકો ઢુંડતા હું કફન બાંધ કરવો મેં કાતિલ ગો ઢુંટતા હું મોત કાં હે નહીં ઢુંડતા હું એટલે બોલો આપડે કઈ ક્યાં છે તો બીજો દુનિયાના જે કઈ બધા ભય કહેવાય ને એ બધા ભયથી એને કોઈ ચલાયમાન થતા નથી દેખતા પેલા ઔરંગઝેબે આપણે હિન્દુ સાધુ પકડી લીધો એમ કીધું તું મુસલમાન થઈ જા નહીં માથું કાપી નાખીશ કઈ બોલ્યા નહીં સાધુ બુ બોજ રહ્યો એમને અને જયારે કાંઈ જવાબ ના મળ્યો ઔરંગઝેબ તો ખીજાણો એ તલવાર ખેંચી ને એને જલ્લાદો ને કીધું સરકાર ડાલો અને જેવી તલવાર આમ ખેંચી ખડખડાટ સાધુ હોય છે હસ્યો એટલે આખી કચેરી ધ્રુજી જાય એવું એવું હાસ્ય કહ્યું એટલે ઔરંગઝેબ ક્યુ હસતે હો એની સાથે ન જોયું તલવાર સામે જોયું હો શું બોલો ખબર મેં તુજે જાણતા હું રૂપે આ મેદા તુજે જાણતા હું આજ ખુદા તું તલવાર કે રૂપ મે તલવારમાં ભગવાન જોવે એને કોનો ભાઈ માથું કાપી નાખ્યું હસતો ગયો કાપી નાખ્યું નાટક નતું ખોટું ખોટું માથું કપાઈ ગયું તો કઈ નસક લડતો લડતો ડરતો ઓકાર કરતું ભય ઉગ્યું એનું મોત નો ભય જ નથી જયારે આવી સ્થિતિ થાય છે ત્યારે વિતરાગ ભય વિત ક્રોધ એટલે ક્રોધ ક્યારે થાય આપણને ક્યાંય જોઈતું હોય ક્યાંક આશક્તિ હોય ઈચ્છા હોય જીદ હોય આગ્રહ હોય એમાં કોઈ અવરોધ કરે ક્રોધ થાય હવે આવું બધું ખોટું જાણ્યું હોય ક્યાં પછી એને ક્રોધ થાય બધું ખોટું જ જાણ્યું એને એને કઈ થતું જ નથી ને શું કરવા અને બીજું ક્રોધ થાય ક્યાં ઝઘડો ક્યાં થાય તમે સાચું કહેજો એટલે મેં જે વિચાર્યું તમને કહું છું શું ક્યાં ઝઘડો ક્યારે થાય મારું તારું થાય ત્યાં સીધી વાત ને મારું તારું થાય ત્યાં ઝઘડો થાય બીજે થાય કોઈ કે મારું હા તારું લઈ જા તો ઝગડો થાય વોલો કે આ મારું આ કે મારું બે મારું મારું મેળું થાય તો તકલીફ થાય મારું તારું જ ભેડું થાય કઈ છે જ નહી મારું તારું છે જ નહીં મારું તારું શું મારું તારું કોનું પદાર્થ જ દેખાય નહી એક જ આત્મત દેખાય એને કોઈ બીજો ભેદ ન દેખાય મારા તારાનો જો શંકરાચાર્યજી આ શ્લોકમાં એ મધુર વાત કરે છે જો આમાં જોડવાનો છે નિશ્ચલ ચિત્ત પછી કયું ધ્યાનથી સાંભળજો आत्मा विस्तरेलो जुए क्रोध क्या बीजोज नहीं कोई आत्मज्ञान विहीना मूढ़ास्ते पचंते नरक निगूढ़ा જેને આ આત્મ જ્ઞાન નથી પોતાના સ્વરૂપનું ભાન નથી બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન નથી એ નરક ના ભોગવે એવું દુઃખ ભોગવે છે બાકી આને મારું તારું છે બીજો દેખાતો જ નથી આ છે ને ઉપર ઉડે એને ત્યાં પછી જેટલું બહુ ઊંચે ગયું જાય પછી નીચે કઈ એને ભેદ દેખાય પૃથ્વીનો ગોળો એક સરખો લાગે ને જેમ જેમ નીચે આવે ને પછી ખબર પડે કે આ અમદાવાદ આવ્યું આ સાબરમતી આવી હજી આંબો આંટો મારે તો ખબર પડે કે આ મેમનગર આવ્યું આ બાપુનગર આવ્યું પણ એ જ પ્લાન પાછું જો ઉપર વયું જાય તો બધું સમથળ લાગે એમ એ જેટલી વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ છે કે આ ભેદ એને દેખાતા નથી મારા તારાના ભેદ દેખાતા નથી બીજા નથી દેખાતા શત્રો મિત્ર બંધો ના યત્ન કુરુ વિગ્રહ સંધો એમાં વિગ્રહ કરવો સંધિ કરવી છૂટું પાડવું ભેડું કરવું આ શત્રુ આ મિત્ર આ પુત્ર આ ભાઈ એ દ્રષ્ટિમાં જ આવતા નથી એ ભેદ જ ભૈયા જાય છે એટલા બધા ઊંચે આત્માના રૂપ દેખાય છે હવે એને શું ભેદ રહે એને શું ઝગડો એને શત્રુ મિત્ર પણ ક્યારે શત્રુને મિત્ર જેને એ કઈ નહી પરમારથમાં જેને પ્રીત આ શત્રુ ના મિત્ર ના દીકરો ના ભાઈ ભેદ વૈયા બીજો દેખાતો નથી બહુ સરસ વાત કહી દઉં એનો મનો ગમી ગયો ધ્યાનથી સાંભળો તો રસ પડે જો ભલે અડધી રાત થઈ ગઈ હોય તોય મજા આવે છે હા હા ચૂકવો એમાં જાણ કર થોડોક જાણતા હોય ને તો એટલો આનંદ આવે હવે એક રાજા એ નગરમાં હતો એ રાજાને માળાને કોણ જાણે એવો એવો ગાંડો શોખ થઈ ગયો એક વાર જોઈ ગયો છે તો પછી એને રોજનો શોખ થઈ ગયો આરબ કન્ટ્રીમાં નથી અમુક પ્રકારના શોખ થઈ જતા એવો શોખ થઈ ગયો કેવો કે કાચનું આખું મકાન બનાવ્યું રૂમ ઓરડો એમાં એ કૂતરાને જવા દી અને કૂતરો છે એ આખા કાચ ચારે બાજુ લાગે લાવે કૂતરો જોવે આ બીજો કૂતરો જોયો અને એ પંજો મારે બચકા ભરે માથા પછાડે એને કરડી ખાવા માટે દોડે કૂતરાને કૂતરા જે બહુ ભડે હે કેવું ભડે તમે જોવો છો રાત્રે સુવા ન દે આપણને એક ટન ગોળ ભર્યો હોય ગોડાઉનમાં કેટલો એમાં સાત આઠ કૂતરા ગરી જાય સંપીને ખાય ને તો એની હાથ હજાર પેઢી સુધી ખૂટે નહીં ખાય તો એ ગોળ એની હાથ હજાર પેઢી સુધી ખૂટે નહીં પણ જ્યાં એક બચકું બને ત્યાં તરત બીજા ત્યાં વણીને ખબર પડી જાય મારા પિતા આમાં ગયા ઘરી ગયા ધોકા લઈને મારી મારી હું ધડી ને બધા કાઢે નઈ તો ઝગડ્યા ન હતો તો કોઈ તકલીફ હતી એટલે કૂતરા ને તો કૂતરા હે જ વેર ભાઈડો નથી ને જોવો સોસાયટી માં એક બીજા એક બીજા જ કરતા કોઈ કુતરું સોસાયટી બદલી આવવા જ નથી મ્યુનિસિપાલટી વાળાને કઈ ને પકડાઈ ને બીજે મૂકી આવે આખી રાત પછી મારી સોસાયટી માં બીજો કોઈ નહીં આખું શું સામ્રાજ્ય સ્થાપી દીધું છે હવે ગરવાનું તો કોણ હોય એઠા ટુકડા ખાવા માટે આવતા હોય પણ જોવો કેવી જમાવટ છે તો આ કૂતરા કૂતરાને જોઈને લડે એ અંદર કાચના આવેલા ઓરડામાં પૂરે અને એ પેલા એ દિવાલોમાં કાચની સાથે બીજો કૂતરો માની ને અથડાય લોહી લુઆણ થાય મરી જાય અને પેલો રાજાને ખુશી થાય બસ એ કૂતરો મરી જાય અને ડરડીને નખાવી દે રોજ એ કૂતરો લઈ આવે અને રોજ એની ઉપર બેસીને ફાઇટ જોય આખા ગામમાં કૂતરા ખલાસ થઈ ગયા પાળેલા કૂતરા ખલાસ થઈ ગયા હવે આને શોખ કૂતરા મળે ની કે એમાં એક રમતો સાધુ આવ્યો એની બેઠો કુતરો સાધુ વડલા શું છે આપડે તો આજે કેટલા દિવસે મજો પડશે એટલે મહાત્મા ની કીધું મહાત્માજી અમારા રાજાને કૂતરો જોઈએ છે એટલે આને એમ કે કઈ રોટલો ખવડાવો હોય છે સારું તેનો પાળેલો હતો બોલાવે એમ કેમ કરે અને કૂતરા મોતી મોતી જાઓ કે સાત મોતી બિચારો એટલે રાજના માણસની સાથે હાલી નીકળ્યો હવે આને તો એક જ કરું કૂતરાને કઈ રોટલો તો દેવો નતો એ કાચના પેલા ઓરડામાં એ કૂતરાને મોતી જવા દીધો અને રાજા ઉપર બારી વેન્ટીલેશન માં હમણાં જમાવટ થશે હમણાં જમાવટ થશે એટલે કૂતરો અંદર ગયો મોતી ચારે બાજુ જોયું નિરાતે બેઠો અને હુઈ ગયો લાંબો થી ગયો એટલે રાજા ક્યાં આ તે ગજબ ગીરો આવો કુતરો જોયો નહી ઓલાને કે ભાઈ આને કઈ ખબર છે કે નહીં જગાડો આટો મરવો એટલે વળી પાછો દરવાજો ખોલ્યો ઓયલાને પાછો ઠપકાયો કુતરો ઉભો થયો અને વળી પાછો આંટો માર્યો ચારે બાજુ એને જોયું આમ આમ જોયું ચારે બાજુ ફેર્યો લાંબો દિન હોઈ ગયો થાકી ગયો રાજા એ કે આનું કારણ શું છે આ કોનો કૂતરો છે તો મહાત્માજી નો છે તો કે મારે હવે એ કારણ જાણવું છે કુતરામાં આવું હોય જ નહીં અને આમ કેમ છે મહાત્માજી ને મહાત્માજી આવ્યા મહાત્માજી આવી ગીરો ક્યારે લડતો નથી આવું કેમ હા મહારાજ એમાં અદભુત બાત છે બઉ અદભુત બાત છે સમજને જ છે આપ લોક સમજતે નહીં મોતી સમજતા અરે શું ગજત કરી દેવા આપ નહીં સમજે ફાઈટ કરે છે મરી જાય છે તો પણ કૂતરાને બધા હોય આ બીજા કૂતરા હોય મારા મોતી ને હોય મોતી આ મોતી દોડીને સાધુ પગ માં ભેગું કે આવું કેમ તો કે એમાં એવું છે મારે હું રોજ છે ને તિલક કરું ને એટલે મારો મોતી લાડ કરે નાનો હતો ને ત્યારથી લાડ કરે કે મને ટીલું કરો એમ આ કઈ સામાન્ય કુતરો નથી આ ભગત છે અને ભગત નો સાથે રાખું પ્રસાદ જમે હિંસા ના કરે અને મારી સાથે રામ નું દર્શન કરે હું કીર્તન કરું મોતી કીર્તન સાંભળે આ સામાન્ય કુતરો થોડો છે એટલે હું એને જેમ હું તિલક કરું એમ જ કરી દેવું પડે એટલે હું કેમ કરું અરીસા જોઈને તિલક કરું એટલે મોતી અરીસો બતાવું અને તિલક કરું એટલે અરીસા નાનપણથી મોતી જોવે છે અને મોતી ખબર છે સામે અરીસા દેખાય બીજો નથી હું પોતે છું બીજો હોય તો લડે પશ્યતી આત્માનમ સોહં. હું જ છું સકલ બ્રહ્માંડ માં બસ આત્મતત્વ બ્રહ્મ તત્વ હું જ છું હવે બીજો દેખાય નહીં તો કોણ લડે એટલે શત્રો મિત્રે પુત્રે બંધો મા યત્નમ વિગ્રહ સંધૌ સર્વસ્મિન અપી પશ્ય આત્માના બધામાં અને સર્વત્રોજ ભેદાજ્ઞાન આ ભેદ બુદ્ધિ છોડી દે છૂટી જાય છે આ સ્થિતિ પહોંચે આવી રીતે ઇન શો સત્સંગથી નિસંગતા નિસંગતાથી નિર્મોહિપણું નિર્મોહત્વે નિશ્ચલ ચિત્ત અને નિશ્ચલ ચિત્તે થાય છે જયારે નિશ્ચલ ચિત્ત થયું ત્યારે જીવન મુક્ત પછી શું થાય છે તયી મય અન્યત્ર કો વિષ્ણુ એમાં નથી તમારામાં મારામાં જળમાં ચેતનમાં બધામાં શું છે નારાયણ દેખાય છે આવી રીતે આત્મ સ્વરૂપ અક્ષર બ્રહ્મ સાથે એકાત્મ થયું અને અક્ષર બ્રહ્મ સાથે તાદેત સાધીને જયારે પુરુષોત્તમને ભજતો થયો અને જયારે દ્રષ્ટિ એની પલટાઈ ત્યારે એને સર્વત્ર પછી જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસ જ્યાં જોયે ત્યાં રામજી બીજું ભાષે હવે આ સકલ સંસારમાં બીજું કોઈ નજર માં આવતું હોય જીવન મુક્ત શું છે મુક્ત થઈ ગયું સંસારમાં હોવા છતાં હવે એમાં નથી એ આપણી જેવો દેખાય છે પણ આપણી જેવો નથી હાડ ચામ જેવો દેખાય પણ હાડચામ એના છે નહી જીવન મુક્ત છે બધા જ માયાના બંધનો થી ભગવાન ની જેમ નિર્લેપ થઈ ગયો છે નિરાવરણ થઈ ગયું છે ઓહો સ્વરૂપાનંદ સ્વામી સત્સંગમાંથી ભરતા ભરતા ગઢકુરા સભા બેઠેલી ઉભા થઈ સ્વરૂપાનંદ સ્વામી આવો આવો આવો સ્વામી લોક કૈસા હે સત્સંગ કૈસા હે સમાજ કૈસા હે સ્વરૂપાનંદ સ્વામી કે અરે ગુરુ મહારાજ અમને કહી લોક દેખા નહીં સત્સંગ માં કોઈ મનુષ્ય કહી સમાજ મેં મનુષ્ય દેખા હિ ક્યાં બતાલાવે તો બધા ગામડે ગામડે ફર્યા મનુષ્ય દેખ્યા નહીં તો કલ્યાણ કોના કિરાય છે હમ શ્રીજી મહારાજ કેવા નથી કે વર્તમાન ધરાવે લે ભજન કરાવે ઉપદેશ આપે પછી પેલાનું કલ્યાણ થાય અમારા સ્વરૂપાનંદ સ્વામી એવા છે જેના દર્શન માત્ર થી જીવ નું કલ્યાણ પણ હા હા હા સ્વામી તમે કયો છો કે લોક કહી દેખ્યાય નહીં કહી સમાજાય નહીં તો બધાને સમજાય નહી એવું કેવું સમજાઓ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ જેમ કોઈ તીરંદાજ તીર ચડાવે અને એની અણી ઉપર લીંબુ ખોસ્યું હોય તો પછી જે બાજુ તીર કરે એ બાજુ લીંબુ જ દેખાય પણ સામે કશું દેખાય નહીં તીર આગળમાં લીંબુ ખોસ્યું હોય એમ કે શ્રી સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ મારે તો વૃત્તિમાં તમારી મૂર્તિ રહેલી છે જ્યાં જવું ત્યાં પછી તમે દેખાવ છો પદાર્થ માત્ર ટળી જાય છે કઈ નજર માં આવતું નથી કેવા ક્યાંય દેખાય એક ભગવાન સિવાય બીજું છે પછી વિરચિત કંથ પુણ્યા પુણ્ય વિવરજીત પંથ યોગી યોગ નિયોજિત ચિત્તા રમતે બાલોત એવ કેવો હોય ચીછરા વીણી વીણી લંગોટ બનાવી ને પહેરતો હોય હા એને કોઈ દેહ નું ભાન ના હોય દિગમ્બરે હોય પહેર્યું હોય તો પહેરે ખડી જાય તો ખડી જાય જંગલ ને જોગી બસતા હૈ વો કભી હસતા હે કભી રોતા હે જંગલ ને જોગી બસતા અને પુણ્ય પુણ્ય વિવરજીત પંથા હા એ કોણ કેવા હોય જળબરગ જેવા સુખજી જેવા આપણે સંતદાસજી હમ દેહના ભાન ચાલ્યા તો ચાલ્યા ને બેઠા તો બેઠા હે એવા થઈને વિચરતા હોય દિગમ્બર દશાય હોય પાગલ સમજે લોકો પાગલ માને સુખદેવજીને શું માને પાગલ જ માને આપણા સંત દાસજીને શું માને હમીર સરોવર માં નાવા શ્રીજી મારા સંત મંડળ સાથે ઉતર્યા એમાં સંત હતા એમણે ડૂબકી મારી બધા નાયા બધા બહાર નીકળી ગયા સંત નિક સંતો ભક્તોએ કીધું મારા સંત દાદી નથી આવ્યા તો કે છોડો અરે પણ છોડે ક્યાંથી ક્યાંય ગયા બદ્રિકાશ્રમ પોચ્યા એટલે ક્યાં હમીર સરોવર માં ડૂબકી મારીને ક્યાં બદ્રિકાશ્રમ તો કે આવશે છ મહિને દાવાથી એની ચિંતા છોડો એટલે કઉ છું નગારું તગારું તાવડો નથી મહિના એમાં ત્યાં એક પર્વતીય રાજા હવે બીજા બધા એને પાગલ સમજતા હતા દિગંબર દર્શાવે વાળ વધી ગયા હોય ધૂર ધૂર શરીર હોય બાવરા જેવા લાગતા હોય દ્રષ્ટિ અવકાશ રમતી હોય કોણ કોણ એને કે પરમહંશુ છે ધૂળ ઉડાડે કચરો ઉડાડે હો હા કરે ને હુ હું કરેલાવે મહાઉૂત યોગી છે દોડીને પગ પકડી દીધા રાજા પગ પકડ્યા એટલે લોક બધા આગા ખસી ગયા ભાઈ આ તો ભાઈ ગજબ થઈ ગયો અને રાજા એ મહારાજ મારા ઉપર કૃપા કરો જો તરત જ કૃપા ફૂટી શું છે ત્યાં દુઃખ મહારાજ મેં હઠયોગ સાધો છે પણ સમાધિમાં મને સ્ત્રી છોકરા છોકરા આ બધું પરિવાર એ બધો અવરોધ કરે છે ઓળખી ગયો ગજબ છે ને પરામર્શ પાગલ ઓળખાય એ ક્યાં એક ગામની વાત છે ને એક જણા પેટનો ભારે દુખાવો હતો ગામઠામ ભૂલી ગયો છું એટલે એ કોઈ સાધુ પછી પૂછ્યું મને આ પેટ નો દુખાવો બહુ દવાઓ કરી પણ મટતો નથી તો સાધુ ક્યાંય એક કામ કરે તો મટી જાય તો શું હુમણા આવતો હતો ને તો એક ઉકરડા પાસે પુરુષ બેઠો છે એ હો કરે છે બધા એને પથરા મારે છે ટીખ કરે છે ગાંડો છે તારે પેટ રોગ મટાડવો છે હા ગાંડા ને જમાડે હું આપને જમાડું બ્રાહ્મણ જમાડું ગાયો જમાડું પણ એ ગાંડા ને અને એને જમાયડે મારો પેટ નો દુખાવો માટે તારે પેટ દુખાડો મટાડવો છે સાધુની કે મહારાજ આ કેમ તો કે ગાંડો નથી એ પરમહંશ છે તમે માનો છો ગાંડો છે પરમહંશ છે એને બોલતો કરવો છે જો તમારે તમને ચક્કર ખાઈ જાય એવો થાય અને સાંજે સત્સંગ રાખ્યો હવે ગાંડો આ ધૂન કીર્તન સત્સંગ આ સાધુ ઓળખતો હોય એમાં કઈ નૂરતો હોય ને એવી વાતો ઉપાડીને ગાંડો હતો ને ઉઠીને છે એક થશે પેલા સામે જોઈ લો પેલા ને કીધું હવે એની ચેષ્ટા તું એવી ઊંડી બ્રહ્મ જ્ઞાનની ખોપડા ફાડી નાખે એવી વેદ વેદાંત ચીરી નાખે એવી વાતો ઉપાડી કે સામાન્ય તો ટપો પડે નહીં બાઉન્સ જાય અને ઓલો એકતા થઈ ગયો એટલે મહારાજાને પાગલ કેતો ને તો હજી એને મારે તને દેખાડવું છે આને પેલો સાધુ બોધન બેટી પીડો દેખ કે પાગલ હૈ સબ શાસ્ત્ર કો ઘોલ કરે ઉસે કોઈ પહેચાન ના પાલિ પાગલ કે દશા મેં ઘૂમતા હૈ હ જેવો ઉભો થયો આ સાધુ ભેટ્યા એ જ ક્ષણે દોડીને ક્યાં ગયો તે દિન ઘડીને પછીનો દીપ પત્તો ગામ મૂકીને ક્યાં નીકળી ગયો એ ખબર નથી ઓહો મારું પરમહંસ પણ ખુલ્લું પડી ગયું કેવા હોય છે તમે વિચારતા કરો ત્યારે પેહલા પર્વતી રાજા પગમાં પડ્યો કે યોગીરાજ સિદ્ધ પુરુષ કૃપા કરો મહાપુરુષ મને આ સમાધિમાં નડે છે અને સંત દાદી પેલા હાથ મૂક્યો બેઠો સમાધ મૂક્યો ત્યાં સમાધિ સળ સળ સળ ગયો બધા સમાધિના આબરજ નતા નહીં બધા તોડી નાખી લાઈન ક્લિયર કરી દીધી બોલો આંખ ખોલીને અશ્રુ ધારે પગ પકડી દીધા મહારાજ ધન્ય હો પણ સંત દાદી હાલતા જ થઈ ભાઈ પાપ અને પુણ્ય ની વ્યાખ્યાઓ જ્યાં છૂટી જાય છે હમ જો શિક્ષા વાંચો ને કોઈ પણ શાસ્ત્ર વાંચો તો પેલા નિષેધ ધર્મ શરૂ થાય જે ન કરવાનું પેલા કહેવામાં આવે શિક્ષા પત્રી માં પેલો શ્લોક આગળ કશ્યા કોઈ પ્રાણી ની હિંસા નહીં કરતા દારૂ નહી પીતા માંસ નહીં ખાતા બરગડા બસલા જીવની હિંસા નહી કરતા પિતૃ ને અર્થે નહીં દેવને અર્થે પણ નહીં ચોરી નહીં કરતા વ્ય વિચાર કરતા એ બધું પેલા આવે આ ન કરતા ન કરતા કારણ કે જીવ ઢાળો જ છે ન કરવાનું પેલા કરવું એટલે એને પેલા ના પાડવામાં આવે હમ અને પછી કરવાની વાત થાય પણ એ કરવાનું પાછું પુણ્ય કર્મ હોય છે એટલે જેમ પાપ નડે ને એમ આપણે આગળ પુણ્યનો અવરોધ છે આ જળભરત હતા એ ભરતજી પેલા હતા વનમાં ગયા મૃગના બાળકને નદીમાં તણાતું હતું અને દયાઈ પુણ્ય કર્મ માટે એને બચાવ્યું ને કે આ બિચારું વહી જાય છે તો હું બચાવું એ પુણ્ય કરવા ગયા હલવાઈ ગયા એ પણ અવરોધ છે રનવે ઉપર પ્લેન દોડતું હોય અવરોધ છે બઉ ધ્યાન રાખવું પડે આડોળું અને રનવે ઉપર દોડીને પાયલટ નો કાટલો પકડી લીધો મુજબ જલ્દી જના હે ઓર તું બાય રોડ જા રહ હજી તો દોડે રનવે ઉપર છે એને આમ કે આમ દિલ્હી જા તો રનવે ઉપર હોય એ સમજો કે પાપનો માર્ગ છે બહુ અવરોધ કરે ગતિને બહુ રોકે આડું આપણું ધ્યાન રાખવું પડે અને જોશ છે જે ફંટાઈ જાય તો કેટલો ભૂકો નીકળી જાય પણ ઓફ થઈ જાય પછી વાદળાનો પણ અવરોધ હોય વાદળા નડે એટલે ખખડાવી નાખે હે કે કોઈ પક્ષીઓ અથડાઈ જાય તોડી નાખે એમ અવકાશ ગતિ થઈ જાય ને ઊંચી ગતિ પ્રાપ્ત થાય પછી પુણ્યય નડે પૂર્ણ ને પણ છોડી દે બે ધરતી એ પાપ અને પુણ્ય થી બંને થી પર થઈ જાય ભરતજી મહારાજે પછી પુણ્ય માં અને પછી જયારે બ્રાહ્મણ બીજા ત્રીજા જન્મે આવ્યા ત્યારે પેલે જ પુણ્ય ને પાપની વ્યાખ્યાઓ જ મૂકી દીધી કે વાળ ભગવાન બ્રાહ્મણના ધર્મો મૂકી દીધા જનોએ મૂકી દીધી કશું જ નહીં સ્નાન ધ્યાન બધું છોડ્યું કર્મકાંડ જેવાય ને બધા છોડી દીધા આમ આમ કરું તેમ કરું કશું જ નહીં કેવળ બ્રહ્મમાં દ્રષ્ટિ રાખીને પરબ્રહ્મનું ધ્યાન કરું વાસ આવી સ્થિતિમાં જીવ્યા પણ એને પાગલ જ લાગે ને બધા પણ એ કોણ છે જીવન મુક્ત છે જીવન મુક્ત છે અને સતત બાળક જેવા લાગે અને ઉન્મત જેવા લાગે ओखता होट आ मुक्त दशा अने जो गृहस्थाश्रम हो तो कहो हो भोग रतवा संगरतवाहीन संग यश्य भ्रमणी रमते चित्तम नंदती नंदती नंदती येने आनंद छे, आनंद है आनंद है योग रतो भोग रतो ત્યાગના પંથમાં હોય કે ગ્રહસ્થ ના માર્ગમાં હોય ભોગમાં ડૂબેલો હોય કે યોગમાં ડૂબેલો હોય હજારો માણસો થી હોય કે કોઈનો સંઘ નો એકાકી હોય પણ યશ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ જેને ભગવાનમાં ચિત્ત રમ થઈ ગયું છે એને આનંદ આનંદ અને આનંદ છે એવો જીવન મુક્ત થાય છે એ ખાતો હોય છતાં ખાતો ન હોય ઊંઘ તો દેખાતો હોય પણ છતાં ઊંઘ ના હોય પણ ઊંઘ મની દશા હોય એ ક્રિયા કરતો હોય છતાં અ હોય કોણ એવા જીવન મુક્તનો પાર પામે મગજમાં આપણને ના આવે ગોવર્ધનભાઈ ફરીથી યાદ કરીએ એમને પૂછ્યું ત્યારે એકવાર વાર કહ્યું એમણે તો ગોવર્ધનભાઈનું ટૂંકમાં કઉ છું માંગરોળના ગોવર્ધનભાઈ શેઠ હા કરી હતી જો સાંભળો તમે બધા કહો છો પૂછનારો ને કે છે ગોવર્ધનભાઈ તમે કહો છો એટલે હું કઉ છું કે હા એમ હશે શું કે હું એક વાર છું પરિણો છું તમે કયો છો એટલું માનું છું હકીકતમાં પરિણામતા તમે ક્યો છો એટલે માનું છું કે હું પરિણો છું તમે કહો છો એટલે હું માનું છું કે મને પરિણા પછી દીકરા થયા છે વિચારો તમે કહો છો એટલે હું માનું છું કે હું પરિણો છું તમે કહો છો એટલે હું માનું છું કે મારે દીકરા થયા છે પણ આ વાત હું પરિણ અને મને દીકરા થયા હો એ જો મને ખબર હોય એની મને જો સ્મૃતિ હોય તો મારું કલ્યાણ સ્વામિનારાયણ ન કરે અમદાવાદમાં જયારે મૂર્તિમાં આવી વૃત્તિ રહેવા માંડે છે ત્યારે તે ભક્તને ઉપશમ દર્શાવે છે ત્યારે ભોગવેલા વિષયોની પૂર્વે ભોગવ્યા હોય એની જેમ વિસ્મૃતિ વર્તે છે એમ ઘણી પેલા ભોગવેલા વિષયોની પણ વિસ્મૃતિ થઈ જાય છે થાય હાથ હાથ વર્ષના વિષયો નથી ભૂસાતા અને આની વિસ્મૃતિ કેવી થાય છે તો કે પૂર્વ જન્મના ભોગવેલા વિષયોની જેમ વિસ્મૃતિ છે બે કાંઠે આવી હોય તો હાથી મોટા મોટા વૃક્ષ તોતી તણાતા તણાતા દરિયા વેળા થઈ જાય પણ પગ ઠરે નહી હાથી કે વૃક્ષોના એમ એની વૃત્તિમાં સંસારનું કોઈ પદાર્થામ ટકતું નથી એના ધોધમાં ખેંચાય ને ખેચાય પ્રવાહિત થઈ જાય છે આવી વિસ્મૃતિ વર્તે છે એક જ વૃત્તિમાં રહે છે કોણ પર નારાયણ કરતા થતા પણ છે મન હોય છતાં અમન હોય વર્તે છે આપણે જેમ ખાતો પીતો હોય પણ છતાં ખાતો પીતો ન હોય સંતદાજી કાર્યાણી આવ્યા એટલે મહારાજ કે સંતદાજી જમશો તો જોઈ રહ્યા તો પેંડા થાળી મૂકી તો આમ બુકડા લઈ લઈને જમવા મળે બે હાથે દરબારો બધા હોય નઈ કે મહારાજ આવો પ્રસાદ તો મજા આવી જાય મહારાજ થાળી મીઠું મૂકી દીધું વડાગરું સાકરના ગાંગડા આવે નમક સોલ્ટ એ મૂકી દીધું એ ખાવા માંડ્યા ગોવર્ધન ગોમતી કાંઠે વડતાલમાં સૂતર ફેણી ખાઈ ગયા ને સાકરે ખાઈ ગયા ને મીઠું નમકે ખાઈ ગયા ઘણા ને આ વાત છે ને કપોલ કલ્પિત લાગે ગાલપુરાણ લાગે ગાલપુરાણ નથી મેં હમણાં હોય ગોપી વલ્લભદાસ વાત કરી હતી એટલે ઘણા કેતા હોય છે કે કોઈ જમતા જમતા આપણે જમાડતા હોય જમતા જમતા મૂર્તિમાં લીન થાય હોઈ જાય વિચાર કરો હાથમાં કોળીયો રહી જાય ને ભાઈ જાય ક્યાં જતા છે એ બોલો હવે આપણને જેમ જમતા દેખાય છે પણ એ જમતા નથી હોતા દેખાય હવે શું છે તમને વાત કરું કાળ પી ઓગણોતેનંદ સ્વામી હવે કાળ કાઢવો છે તમે કયો શું કરીએ હવે મારા સંતોને જમાડવા છે જો એને પુરાતન ચડો છો મારે સાધુને જમાડવા છે સારામાં સારી રસોઈ બનાવો અને પછી જીવું બાંધ લાડુ બાંધ કઈ મૂકે હવે સરસ બધા પકવાનો મીઠાઈ ના લીંબૃ યાદ કરો ધ્યાન કરોડાંશોની પંક્તિઓ કરી ગોપાલના સાહેન બ્રહ્માન સાય નિત્યાન સુકાન પ્રેમાન સાહેન દેવાન છે ભુમાન સાહેન વ્યાપકાનંદ સામે એ સ્વરૂપાનંદ સામે એ બધાને ખોબ જમાડ્યા બધા જમી લીધું મહારાજ કે સ્વામી કેમ થયું બસ મહારાજ કાળ વયો ગયો ના હજી કાળ નથી ગયો અરે મહારાજ બધા જમી લીધું હવે તો કાળ વયો ને તો કે ના હજી કાળ નથી ગયો ખૂણામાં ઉભો છે હજી ખૂણામાં ઉભો છે અરે મહારાજ કેમ ખૂણામાં ઉભો છે તો એક સાધુ જીમો નથી એટલે કાળ ખૂણામાં ઉભો છે અરે મહારાજ બધાને ગોતી ગોતી બોલાવ્યા છે ને છે ને પીર છે છે અને કોણ રહી હવે અંતરિયા મેં પડવું ભાઈ હોય એક સાધુ નથી જીમો ને એટલે કાળ ખૂણામાં ઉભો છે પકડા નિષ્કુળાનંદ સ્વામી સ્વામી તમે કેમ નથી જીમા તો કે મને મજા નતી મને થયું કે આજે આપડે ખેંચી કાઢો એમને એટલે સરખું થઈ જાય ઉપવાસ છે એ ઔષધ છે ને એટલે એ ખેંચી કાઢીએ ઉપવાસ તો સારું થઈ જાય શરીર ને એટલે મહારાજ હું નથી જમો એમ જો સામે નીકળ્યું ના કાળ ખૂણા ઉભો છો એટલે મુક્તાનંદ સાહેબ કે મહાપુરુષ જમો મહારાજને કાળ કાઢવો છે પ્રજા દુઃખી થાય છે કોણ ના પાડે છે કોણ ના પાડે એટલે તું બેહો એટલે બેઠા મહારાજ કે મુક્તાનંદ સામે કાળ કઈ એમને જાય મહારાજે તમે કહ્યું અમને આમાં કઈ ખબર પડે ને મહારાજ કે આવડું માટલું લઈ આવો હવે આવડું માટલું લે ગોળો એ ગોળો લે મારા નીચેનો ગોળ ભાગ નીકળે ને એ મોટો અર્ધો એ આજે જે પાળે છે એ બધા કાષ્ટપાત્ર માં જ જમે છે બાકી ફરી રીત એમાં કોઈ નિષેધ આપણે કરતા નથી કોઈ ટીકા નથી કરતા આ રીતની વાત છે એટલે સાધો છે જે કાષ્ટપાત્ર માં જમતા હોય તો આવડું કાષ્ટપાત્ર તો મળે નહીં એટલે માટીનો ઘડો ભાંગી હરિ ઓમ લાડવો ભાંગે બીજો હરિ ઓમ આ મુક્યો ના ગયો હરિમ ઓલા બધા કે અરે મહારાજ આ ત્યાં મૂર્તિમાન કાળ છે હવે આ રે જાય ભૂય તો કાળ ખૂણામાં હું વચ મારી તમે જમાડો મારે નાખો એ બધા જોવો છે ને કાળ અરે આ તો કાળ નો કાળ છે પણ મુક્તાનંદ સામે હાથ જોઈ મહારાજ સાધુ તો પેટ ફાટી જાય મારાજ કે તો જ તમારી મરજ બાકી હવે કાળ ભાઈ ગયો સામે ચડો કરી લો લીધું કેટલું ખાઈ ગયા કોને ખબર છે આ કેમ થાય ખાતો દેખાય પણ એ ખાતો નથી એ તો વિશ્વાત્મા જાય છે ભાઈ પરમાત્મા જમે છે બીજો જમતો નથી અને જયારે આ આપણે એવા પુરુષ જોયા છે એવા પુરુષ મેં તો એવા બધું મારે તમને કેવાય એવું નથી મેં મારી નજરે જોયું છે ઘણું અને જે નજરે જોયું છે ને એ ઘણું નથી કેતો ઘણું નથી કેતો કેવાતું નથી ને તમને મારાથી સહેવાતું નથી ને મારાથી નાનજી ભગત ને દર્શન કરેલા એક મહિનાનો ઉપવાસ ને પારણામાં ભંડારી ગયા તો ભંડારી સાવધો બે લાડ કે શું ભગત મગની ખીચડી કે મગનું પાણી કરી દઈએ ના ના એ કે ગોપીનાથજી મહારાજ ના હોય થોડું આપજો આપણે પારણું કરી લઈશું એક મહિના સુધી સાવ ઉપવાસ અને પારણું કરવા બેઠા લાડુ મૂક્યા ભગત એક મહિના નો ઉપવાસ પછી તમે લાડુ ખાઈ શકો મૂકે જમી જાય મૂકે જમી જાય મૂકે જમી જાય બાવીસ લાડુ જમી ગયા બાવીસ લાડુ અને તે દાડાના લાડુ એટલે આવડાવડા નહીં હોય હવે તો જેમ માણસ નાના થતા ગયા ને એમ લાડુ નાના નાના થતા ગયા બાકી ઓગણીસો ને અઠોતેર ની હું વાત કરું પેલી વાર શાસ્ત્રીજી મહારાજ સાથે હું શાસ્ત્રી મહારાજ બે હતા ને વડોદરા મંદિરે ગયાલા વાડી મંદિર છે ત્યાં બપોરે પહોચ્યા ને ત્યાં એમના સાધુ હતા બપોરે વચ્ચે ટાણું હતું કે સંતો જાઉં ને તમારે હાથે ભંડારમાં પડ્યું છે અને ઠાકોર જમાડી લઉ એટલે હું અંદર ગયો ને બધું જોયું ચુરમાં લાડુ મેં જોયા આવડા આવડા લાડ આવડાવ મારા હાથમાં ના આવે મેં અમારે કહ્યું મેં બતાય મે આ લાડુ છે મને હા આવડા થાય થાળમાં આવડે ભંડારી ભગત કઈ સહન નહીં કરી શકે બીજા વાળા કે સહન તો એક કઈ થાય આ બાવીસ થઈ ગયા અર્થ શું પણ રાખો હ એમ એવું ઘણું બધું છે એ જમતા હોય પણ જમતા ન હોય દેખાય ખાલી ઊંઘતા હોય દેખાય પણ ઊંઘતા ન હોય સંસારના બધા શંકરાચાર્ય નો આખું સ્ત્રોત ના કુલ એકત્રીસ શ્લોક છે એનો છેલ્લો શ્લોક એ છે યોગરતો વાગરતો વાગરતો વાગ વિના યશ્ય ભ્રમણી રમતે ચિત્તમ નંદતી નંદી સંસાર હોય તોય ભલે અને જંગલમાં ભાગી ગયો હોય તો મહારાજે કહ્યું કે હજારો ની વસ્તીથી વીંચાયેલો હોય તો એમ જાણે જાણે એકલો છું અને એકલો વન રહેતો હોય તો એમ જાણે હજારો થી વીંચાયેલો છું એવી સ્થિતિ થાય ક્યારે જયારે એ સ્વરૂપ ઓળખાણ તમને થયા છે ત્યારે તમે પણ એ વાત એટલે મહારાજ કે આ અમે બોલીએ છે આ સ્થિતિ છે એટલે લોક એટલું સમજી છે કે સર્વસામાન્ય એટલે સહજાનંદ સ્વામીને જીવન મુકતા કહેતા હતા આકડો તો પૂર્ણહુતી તો ત્યાં જ ને હે પૂર્ણાહુતિ તો ત્યાં જ આવે નહી ભાઈ ગયા કે પુરુષ જ કઈક જુદા છે માનનારા જેને પુરુષોત્તમ ઓળખ્યા એને તો બ્રહ્માંડ ટોળી નાખ્યા એ જીવન મુક્ત ગણતા છે તો બ્રહ્માં કરો છો એવું થઈ જાય અને એવું થઈ ગયું તું ઘણા ને હમ પણ જેને થોડીક દ્રષ્ટિ તેને સમજાય એને જાણ્યું કે જીવન મુક્ત એટલે એનું નામ પડ્યું કે આ જીવન મુક્તા છે સહજાનંદ સ્વામી તરીકે તો ઓછા ઓળખતા પણ જીવન મુક્તા છે આનંદ ની લોટ આનંદ ની લોટ ભેટે બથમાં ગાલી દેહ દશા ટાળી નાખે દેહ દશા ટાળી નાખે સંસાર છૂટી જાય યોગી થઈ જાય યોગી થઈ જાય સંસાર સમાધિ નિષ્ઠ થઈ જાય નાનું પાંચ વર્ષ શોક છોકરું હોય લોક લોકાંતર માં ગતિ કરે લોક લોકાંતર મારા ભક્ત ચિંતા મેળવ નથી પેલા હું નામ ભૂલી ગયો એ મારાજી પાસે પહોંચ્યો મારા કે શું આવ્યો તો કે ઘરેણું ખોવાઈ ગયું છે લે તને આપું હા દયાળુજી એટલે હાથમાં એનું ખોવાઈ ગયું હતું એ જ વસ્તુ ઘરેણું એને આપ્યું લઈ જા લે કોને લીધું નથી માં પડવું ના ઝઘડો થાય આવી ક્યાં ગઢડા હોય ક્યાં વડોદરા હોય ક્યાં નાનું પાંચ વર્ષનું છોકરું ક્યાં આટા મારતું હોય તમે વાત તો સમજો મોટી વાત છે એકત્રીસ લોક પેલે ઓલો એક બ્રાહ્મણ એસી વર્ષ ઢોસો ડુંકરું કર્ણે ડુંકરું કર્ણે કરતો હતો વ્યાકરણ લખતો હતો ગોખતો હતો મૂઢ માણસ કહ્યો હરિ ભજતો નહોતો હરિ ગમ નહોતી ત્યાંથી શંકરાચાર્ય જે માંડણી માંડી એવા મૂડથી એને જગાડવા માટે ચમચમાવીને લાખ માર્યા શબ્દોના જગાડ્યો ભજન નું મહત્મય કહ્યું ધનને એના સ્વરૂપ ઓળખાય સમય કેટલો જિંદગી કેટલી કિંમતી છે એ ઓળખાયું અને પછી સત્સંગ કેવો કિંમતી છે એ ઓળખાયું એ ઓળખાવતા ઓળખાવતા સત્સંગમાં જોડતા જોડતા જોડતા જીવન મુક્ત સુધીની દશા પહોંચી જાય એ કીડો રાજકુંવર થઈ જાય ત્યાં સુધીની બધી યાત્રા આ ભજગોવિંદમાં ગોવિંદ વણી લીધી શ્રીહરિની કૃપા ગુરુ કૃપા જોગી સામીની કૃપાથી જેટલું મને સૂજ્યું એટલું આપણે આજે વણ્યું આ બધા વિષયોને લઈ લઈ લઈને વિસ્તાર છેલ્લા ચારેક શ્લોકોનો થઈ શકે પણ મને જરાય ઈચ્છા નથી એટલા બે વર્ષથી ચાલતી આ ભજ વ્યાખ્યાન માળા જોગી સ્વામી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ અને શ્રીહરીના ચરણોમાં મારા વાણીરૂપી પુષ્પો સમર્પિત કરી અને ભજગોવિંદમ વ્યાખ્યાન માળાનું આ છેલ્લું સોપાન છે અને અહીંયા ભજગોવિંદ વ્યાખ્યાન માળા સમાપ્ત થાય છે સહજાનંદ સ્વામી જય બાલા ભક્તજનો જય સ્વામી નારાયણ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 सारी प्रवृतिओ सा देवदर्शन उत्सवों सतत जड़ाये रहो